तो पे तो सीतेरमा वचनामृत नश्न आप आगला प्रश्ननी चर्चा ये अपने आगल प्रवचन में थी गई बोटाद ने आजूबाजू जसका गाम है त्याना जीवा भाई नित्यानंद स्वामी ने प्रश्न पूछो भगवान अड़ग निश्चय केम थाय के भक्त ने भगवान अड़ग निश्चय के निश्चय एट बहुत टूक टच याद राखी ले भगवान ने विषय भगवानपणा दृढ़ निष्ठा भाव ए निश्चय ભગવાનને વિશે ભગવાનપણાની દ્રઢ નિષ્ઠા એ નિશ્ચય જો કે નિશ્ચયના બહુ જ જુદા જુદા એંગલ છે અને બહુ જ વિસ્તારથી જુદા જુદા વચનામૃતોમાં જુદી જુદી રીતે સમજાયું છે પણ અહીંયા जे निश्चय विषय प्रश्न पूछो यो टार्गेट आटलो भगवान ने विषय पणानी दृढ़ निष्ठा यू नाम निश्चय है आो निश्चय आष्ठा में त्रबत आपआप सई गये होली बाबत के हूँ जो अवतार स्वरूपनी अवतार स्वरूप उपासना भक्ति करूच ये साचे ज भगवान है ये क्य डगव नीजी बाबत हूँ जे अवतार स्वरूप उपासना भक्ति करूच ये काल मायाता छे सर्व करता हरता है ભક્ત રક્ષક છે કૃપાળુ છે દયાળુ છે એવી એક દ્રઢ સમજ ત્રીજી બાબત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એ જે કરશે એ મારા હિતનું જ હશે આ ત્રણ બાબત પાકી થઈ જાય એટલે ભગવાનને વિશે ભગવાનપણાની નિષ્ઠા દ્રઢ થઈ ગઈ કહેવાય અને એને ભગવાનનો નિશ્ચય પાકો છે આવા નિશ્ચયની આ જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો નિત્યાનંદ સ્વામીએ કહ્યું કુસંગીઓથી છેટે રહીએ અને સંતનો અતિશય સમાગમ સત્સંગ રાખીએ તો સંતના મુખેથી ભગવદ્ વાર્તા સાંભળતા સાંભળતા સહવાસથી भगवान ने विषय भक्त ने आव पा दृढ़ निश्चय कुसुंगी संगे सतो संग न कारण डे तो कामज ये नो तो काम भाई बात साची है नित्यानंद स्वामी नो उत्तर बिलकुल साचो કારણ કે આપણે હીરા જવેરાતનું ઓળખવાનું જ્ઞાન મેળવું હોય તો કોની પાસે જવું પડે ઝવેરી પાસે જવું પડે એમાં સોની ન ચાલે એ તો પિત્તળ ને સોનું એ ઓળખવામાં ભેદ કરવો હોય તો સોની પાસે જવું પડે તો ઝવેરી કે એમાં હું માર ખાઈ જાઉં પણ હીરા ઝવેરાત ઓળખવા હોય હવે ચણા દાણા જેવડો હીરો હોય પણ હોય પચાસ લાખનો હોય આપણે કઈ કાચનો કટકો છે બાંધી દો ડોકે આપણને ઓળખતા ના આવે એ ઓળખવું હોય તો જવેરી પાસે જ જવું પડે વિવિધ પ્રકારની ઔષધિઓ ઓળખવી હોય તો વૈદ પાસે જ જવું પડે એ ઝવેરી શીખવી શકે એવી જ રીતે એક એક બે જેવી વાત છે ભગવાનને માર્ગે આગળ વધવું હોય અને ભગવાનની ઓળખાણ કરવી હોય તો સંત પાસે જવું પડે બીજો કોઈ રસ્તો જ નથી સંત એટલે ભગવા કપડાંવાળો પણ હોય ને ધોળા કપડાં હોય અને જેને જેમ ઝવેરીને ઝવેરાતનો અનુભવ છે જ્ઞાન છે વૈદને ઔષધિનો અનુભવ છે ને જ્ઞાન છે એમ જેને ભગવાનનું જ્ઞાન છે ને અનુભવ છે એવા સંત થકી નિશ્ચય થાય છે અને એ વાત શ્રીજી મહારાજે ગરડા પ્રથમના એકાવનમાં વચનામૃતમાં મધ્યના તેરમા વચનામૃતમાં કારિયાણીના બારમા વચનામૃતમાં અને વડતાલના તેરમા વચનામૃતમાં સ્પષ્ટપણે કહી છે કે સંત મળે ત્યારે જ ભગવાન ઓળખાય સંત મળે ત્યારે જ ભગવાનનો પાકો નિશ્ચય થાય સંત મળે ત્યારે જ આપણી માઈક દ્રષ્ટિ ટળે અને અમાયિક એવા ભગવાનની ઓળખાણ થાય એટલે સંત થકી જ ભગવાનનો નિશ્ચય થાય તોય શ્રીજી મહારાજે એમ કહ્યું કે લો રાખો હું ઉત્તર કરું એટલે નિત્યાનંદ સ્વામીનો ઉત્તર ખોટો નથી પણ શ્રીજી મહારાજને એક બાબતની સ્પષ્ટતા કરવી છે અને આ વચનામૃતમાં જે વાત થઈ ભગવાનના વિશે નિષ્ઠાને નિશ્ચય રાખવાની એ ગમે તેટલા શાસ્ત્રોના પાઠ કરી જાઓ કે કથા સાંભળી લો તો આ વાત નહીં મળે આટલી બિલકુલ સિદ્ધિ સાદી અત્યંતતા કરવી છે નિત્યાનંદ સ્વામીના જવાબમાં કે સત્સંગ થકી જ ભગવાનનો નિશ્ચય થાય છે પણ સત્સંગ કઈ રીતે કરવો એની સ્પષ્ટતા શ્રીજી મહારાજે બહુ સરસ રીતે કરી એમ કહ્યું કે જો એવા હેતુથી સત્સંગ કરે એવા આશ્રયથી ભગવાનનો આશ્રય કરે કે હું માંદો છું તો સાજો થઉં એવા આશ્રયથી કોઈ કંઠી પહેરે સત્સંગી થાય કે હાલો સાધુભાઈ કંઠી પહેરી ને ભગવાન હાજા કરે એ આવ્યો છે તો સાજો થવા આવ્યો છે સત્સંગ કરવા નથી આવ્યો એટલે જો આવો હેતુ હોય કે હું માંદો રહું છું તો સાજો થઈ જાઉં એ વાંજ્યો છું તો દીકરા આવે દીકરા મરી જાય છે તો જીવતા રે નિર્ધન છું ગરીબ છું તો એ લાખે થઈ જાઉં ધનવાન થઈ જાઉં ગામ ગરાજ વયો ગયો છે માલ મિલકત વહી ગઈ છે એ બધું પાછું આવે આવા કોઈ હેતુથી જો સત્સંગ કરે કે ભગવાનનો આશ્રય કરે તો જો એની ઈચ્છા પૂરી થઈ જાય તો પાકો સત્સંગી થઈ જાય કે હા વાત સાચી છો આ સાધુ ના ભગવાન હાજર અને જો એની ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય એટલા માટે શ્રીજી મહારાજ લાલબત્તી ધરે છે કે આવી કોઈ લાલચ થી તો સત્સંગ કરવો જ નહીં સત્સંગ તો કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો તો અડગ નિશ્ચય થાય લો એવી સરસ વાત લાવ્યા કલ્યાણને અર્થે જ આત્મકલ્યાણને અર્થે જ સત્સંગ કરવો ભગવાનનો આશ્રય કરવો ભગવાનનું ભજન જીવના કલ્યાણને માટે જ કરવું તો જ અડગ નિશ્ચય થાય નહીતર શ્રીજી મહારાજ કે એને ભગવાનને વિશે સંશય થયા વગર રહે જ નહી જ મૂક્યો છે રહે જ નહીં સંશય થાય જ શ્રીજી મહારાજ ના વખત ની વાત છે વડોદરાના એકાંતિક ભક્ત રાજમાં હરિભક્તો પણ બહુ જ બધા સત્સંગ કરાવતા આજે આપણે બીજાનો ટાળીએ નહીં નહીં તોય બસ છે એટલે નાથ ભક્ત પણ જે પોતે કઈ એવા મુમુક્ષુ દેખાય કે એવા દેખાય ભાવિક તો એને બેસાડે વાતો કરે સત્સંગ કરાવે તો એની જ્ઞાતિના વડોદરામાં થોડા આજુબાજુ કંઈક રહેતા છે પ્રભુદાસભાઈ પાટીદાર એને નાથભક્તએ સત્સંગની વાતો કરી કે પ્રભુદાસભાઈ આજે કેવા આપણા ભાગ્ય કે માણસનો આપણને દેહ મળ્યો અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા હાલતા ચાલતા કોઈને મળે નહીં આપણને મોકા મોક થયું અને આ સહજાનંદ સ્વામી જે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે હું એનો આશ્રિત છું કેટલાય કરીએ તો પછી રાખે ઢોલિયા ઉપર પાણી પાણી માગે રાખે તો એ પતિવ્રતા નારી બરાબર નથી એની સેવા યોગ્ય નથી એની સમજણ બરાબર નથી તો આજે તો સામે આવી ગયા છે તો આપણે એનો આશ્રય કરવો જોઈએ અને સંસારમાં તો આધિવ્યાધિ ઉપાધિ છે એને થોડા અળગા કરી ભગવાન ભજીએ તો ભગવાનનું ચરણ તો એવું છે કે તમામ પ્રકારની આધિવ્યાધિ ઉપાધિનો આપોઆપ શમન થાય ભગવાનનો આશ્રય કરવાથી દુઃખ ટળી જાય આવી બધી વાતો કરે ને પ્રભુદાસભાઈને સાચી લાગી સમજાયું અને સત્સંગી થયા પૂજા પાઠ કરે નિત્ય કથા વાર્તા શ્રવણ કરે ભજન કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે કર્ણભાઈ ચાર છ મહિના થયા ને તે એનો એકનો એક દીકરો જુવાન જોત સોળ સત્તર વર્ષનો એકનો એક એનું અવસાન થયું શોધાવભુદાસભાઈ રડે તો ભાઈ કોણ ના રડે તમે ના રડો બધા સ્મશાને અગ્નિસંસ્કાર માટે લઈ ગયા ચિત્તા સળગે છે કુટુંબીયો કુસંગી હતા કુસંગી હોય એટલે સત્સંગનો માં જોડાયા ન હોય તો કોઈ વાંધો નથી પણ સત્સંગ સાથે પાછો પૂરો દ્વેષ એટલે પ્રભુદાસભાઈ તો એક બાજુ ચિત્તા જુએ છે અને ચોદા આંસુએ રડે છે ઇમકા ભરે છે એટલે કુટુંબીઓ સ્વાભાવિક રીતે આવે આશ્વાસન આપે આશ્વાસન આપે એનો વાંધો નહીં પણ આ કુસંગી કુટુંબીઓએ શરૂ કર્યું કે પ્રભુદાસભાઈ માનો માનો અમારા નાના મોઢે તમે કઈ વાંધો માનશો તો નહીં પણ આ તમે નવા સંપ્રદાયમાં ભળ્યા સ્વામિનારાયણની કંઠી પહેરી સત્સંગ એ થયા એ સત્સંગ તમને હદ્યો નહીં ઘણા ભજીયા હદે નહીં કઢી હદે નહીં વાલપાપડી હદે નહીં પેટમાં ટકે નહીં પછી કંઈક એલર્જી થાય રોગ થાય પીડા થાય હૈદ્યો નહીં સત્સંગ હૈદ્યો નહીં આ નવા તૂતમાં ભેળ્યા ને એમાં તમારા દીવા દીકરાનું મોત થયું છે માનવું હોય તો માનો ન માનવું તો માનવું હવે આવો પ્રસંગ પ્રભુદાસભાઈ ને થયું કે મારું સત્સંગ કરીએ નાદ ભગત કહેતા હતા ભગવાનનો આશ્રય કરીએ તો સુખિયા થાય આ તો ઉલટાનું હુળ ઉભું થયું વાત સાચી છે આમાં નતો ભળ્યો તો કઈ તકલીફ નતી અને એવું એને મનમાં માઠું લાગી ગયું કે કંઠી કાઢીને માળા ભજન મૂકી દીધા નિશ્ચિત યોગ્યો ને ડગી ગયો ને પતી ગયું પૂરું થઈ ગયું કુસંગીઓ મળ્યા વચરા મરત માં કીધું એ જ પ્રમાણે થયું જો હવે આપણે વિચાર કરો આપણે કદાચ કંઠી તોડી નાખીએ આપણે મંદિરે કરીએ આપણે પૂજા બંધ ના કરીએ આપણે સત્સંગમાં આવવાનું બંધ ના કરીએ દેવ દર્શન બંધ ન કરીએ પણ જો વ્યવહારમાં જીવનમાં એક પછી એક દુઃખ આવવા જ માંડે ધંધો બેસવા માંડે માંદગી આવવા માંડે ઘરમાં એક પછી એક મરણ થવા માંડે વાલામ વાલા પાત્રનું મોત થઈ જાય દીકરા દીકરીના શક પણ થયા હોય તો તૂટી જાય અથવા તો દીકરા દીકરીના શક પણ થાય જ નહીં તરત મનમાં મંડે ઘાટ થવા સંકલ્પ થવા કરે આ સત્સંગ આટલો એટલો કર્યો આટલી સાધુઓની સેવા કરી આટલી ઠાકોરજીની સેવા કરી આટલો દાન ધર્મ કર્યો આટલી પદયાત્રાઓ કરી અને આવું કોણ કે છે ભગવાન દયાળું છે કૃપાળું છે હું અમારું ધ્યાન રાખે છે નહીતર આ બધું કર્યું ક્યાં ગયું કઈ સાંભળે છે અમારી પ્રાર્થના નથી કોઈ ભગવાન સાંભળતા નથી કઈ સાંભળતા આ તો દુખિયા રહ્યા મેં તો અનાથ હિ અનાથ રહો તું કઈ છે અનાથ કોનાથ કહાયો હું તો એવો નહીવો ધોયલ મુળા જેવો રહ્યો તમે કેવી રીતે અનાથના અનાથ ને પતિના પાવન અર્ધમનું ઉદાહરણ કરનારા છો આમાં કઈ મને તો દેખાતું નથી આ બધું સાહસોમાં લખી નાખ્યું બધું ખોટું છે એટલે પછી વચના વાંચવાનું ઓછું થઈ જાય દેવ દર્શનમાં ટાણું ચુકાઈ જાય ઢીલું મંડે પડવા ભાવ ઓછો થઈ જાય સાધુઓને જોઈને કઈ બહુ રસ ના આવે સત્સંગ કથામાં રસ ના આવે બધી વાત એવી આવે ભગવાન બહુ દયાળુ છે તો તરત મનમાં થાય એમને ખબર છે આવું થાય આવું મંડે થવાય એક પછી એક જયારે પરંપરા દુઃખની શરૂ થાય એટલે રોષ આવે અને જો વ્યવહારમાં બધી રીતે સારું મંડે થવા ધંધો મંડે પરિવારમાં બધી સગવડતાઓ મંડે થવા છોકરાને અમેરિકા વિઝા જોતા ફટાફટ મળી જાય ઇન્ટરવ્યુમાં એકદમ પાસ થઈ જાય દીકરીના સારા ઠેકાણે એવું સરસ ઘર મળી જાય સ્વામિનારાયણ જેવા કોઈ દયાળુ નહી હોય છે ભગવાન ખોટા તો સાધુ ખોટા તો સત્સંગ ખોટો અને જો સાંસારિક ફાયદો થાય તો ભગવાન સાચા સાધુ સાચા સત્સંગ સાચો આ સ્કેલ ત્રાજવું મીટર ખોટું પણ આપણે આબુ જ મીટર પકડીને બેઠા હોય સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ ત્રાજવું છે કિનારે નહાવા ગયા ને તો એક ભૂદેવ એવા હાફળા ફાફળા આમથી આમ આમ થયા આમ થયા માટા એવું માથું કૂટે એટલે સાધુ કે ભાઈ એ શું આ તમે માથું કૂટો છો ને હળિયા પાટી થયા છો અરે મહારાજ વાત મૂકી દો નદીએ નાવા આવ્યો મારી પાસે વળી યજમાને થોડુંક મને દાન ભેટ આપ્યું હતું થોડાક રોકડા રૂપિયા હતા થોડી એક બે સોનાના દાગીના આપ્યા આ બધું વેળું કરીને લાવ્યો હતો નદીમાં નાહવાનું સંધ્યાનું ટાણું થયું તો મને થયું કે આ ક્યાં મૂકવું તે મેં રેતીમાં ખાડો કરીને દાટી મૂકી દીધું હવે એ જળતું નથી સાધુ કે મૂરખ છે નિશાન તો રાખવું જોઈએ તો કે હા અકલ વગેરેનો થોડો નિશાન તો રાખ્યું જો હોય ને તો કે નિશાની ક્યાં છે શું રાખ્યું છે તો હું ગોતા મેં જ્યાં દાઇટું હતું ત્યાં ઉપર આકાશમાં તારો બાપુ વાદળું રેતું છે વાદળા તો આવે ને જાય ને વિખાય આકૃત એનું એનું નિશાન ખોટું છે એનું મીટર ખોટું છે એમ આપણે સંસારની સાથે ભગવાનની મુલવણી કરી નક્કી કરવા જાય છે કસોટીનો પથ્થર ખોટો છે સંસાર તો વાદળાનો ધુમાડો છે એ બધી આકૃતિઓ નાની મોટી પરિવારની રચાય વળી વિખાઈ જાય કાળની ઝપટ આવે તો વાદળા વિખાઈ જાય એમ પરિવાર રચાય અને પરિવાર વિખાય એવો સંસાર છે એ તો વાસ્તવિક છે ને નગર છોકરાના જન્મે થાય છોકરાના મરણેય પણ થાય પાંચ પૈસા આવે પણ ખરા અને પાંચ પૈસા જાય પણ ખરા આ સંસાર છે પ્રભુદાસભાઈએ સત્સંગ ન કર્યો હોત તો એનો ઘર એનો દીકરો તો મરવાનો જ હતો સત્સંગને લીધે થોડો મરી જાય કાંઈ ભાઈ ગામડામાં સાધુ ગયા વાતો કરીને બધા કંઠીઓ પહેરે મેં પહેરી લીધી એટલે ઘરે ગયા બે ત્રણ દિવસ થયા એક પટેલ ભેંસ મરી ગઈ એટલે એને આવા કોક મળી જાય તને સત્સંગ ખાઈ દો નહીં એટલે એ સાધુ પાસે આવે ને કે મહારાજ આ કંઠી તમે કાઢ લો કાઢ લો તો કે કેમ મને હદતી નથી એટલે કંઠી હદે નહીં એવું બને તો વાલ પાપડી ન હદે પછી અહીંયા બટેટાવાળા ન હદે આંબલી ન હદે છાશ ન હદે કંઠી હદે નહીં એવું તો બાપા મેં કંઠી પહેરીને ભેંસ મરી ગઈ અહીંથી ભેંસને કરંટ લાગે સાધુ સમજી ગયા બિચારાને ડખડાયો છે સાધુ કે કાઢી તો લઉં પણ જો વાત છે સ્વામીનારાયણની પુરુષોત્તમ નારાયણ કંઠી એનું એવું છે કે કઈક એવું હોય ને તો કંઠી પહેરે ત્યારે એક ભેંસ મરે અને પાછી કાઢે તો બીજી મરે તો ભલે રે એને એવી જ રીતે સમજાવવું પડે ને કારણ કે ભેંસ તો એના મોતે મરી કઈ કંઠી પહેરે સત્સંગ કરે ને કઈ મરી જાય કે કોઈ દીકરો મરી જાય ને કઈ વ્યવહાર ઊંધું ચતું થઈ જાય એવું તો છે અમૃત છે કંઠી રાખી દીધી એટલે સત્સંગ ન કર્યો હોત તોય પ્રભુદાસભાઈ દીકરો મરી જવાનો હતો કારણ કે સંસાર તો ધુમાડાના બાચકા છે એને આધારે ન જીવાય એટલે શ્રીજી મહારાજ કહે કીધું કે પદાર્થ તો નાશવ છે એવી લાલચથી જો સત્સંગ કરે તો એને ભગવાન વિશે જરૂર સંશય થાય માટે સત્સંગ કરવો તો શા માટે કરવો કેવળ જીવના કલ્યાણ સત્સંગ કરવો વાઘ સાચી સમજાઈ ગયું પણ આમાં મળે કેટલા એ ભાઈ કે આમાં કોઈને કઈ લાલચ ન હોય એવી આંગળી ઊંચી કરો કે હવે હું નીકળે લાલચ આવી હોય આ લોચા લેતા એટલે પધારવામાં આવે પણ હવે તો જો કે એમની સુપર કોમ્પ્યુટર રાખ્યા જશે ને કારણ કે કોઈ ભણેલા ગળા એ નઈ ગયા હોય પછી નો ગયા હોય તો આપણી જેવાને લઈ જાય કોણ ભલા ને પૂછે છે અહીં કોણ બુરા ને પૂછે છે મતલબ થી છે સૌ ને નિસ્બત અહીં કોણ ખરા ને પૂછે છે અતર ને નીચો વિને અહીં કોણ ફૂલો ની દશાને પૂછે છે સંજોગ ઝુકાવે છે ઝુકાવે છે નહીતર અહીંયા કોણ ખુદાને પૂછે છે સંજોગ ઝુકાવે છે નહીતર અહીંયા કોણ ખુદાને પૂછે છે આ તો દુઃખના માર્યા બધા આવીએ છીએ ભાઈ માથા ટેકવે છે મંદિરોમાં બધા જ કાંઈક ને કાંઈક દુઃખ છે એટલે બધા આવે છે આમાં કોઈ નિષ્કામ ભાવે આવતા હોય એવા તો કોણ મળે અને એવા તો નરસિંહ મહેતા કહેવાય એવી તો મીરાબાઈ કહેવાય એવા તો દાદા ખાચર કહેવાય पर क्या मेले स्पष्ट बात है कि आप लालच ली बैठा छे ये साचूच तो निश्चय में डगमगाड थी निष्काम थ सकाम जाऊँ क्या एटे थोड़ी एवं बात समझी राखी के भले सकाम बनी रही है जल्दी नहीं मटाय કેવળ જીવ ના અર્થે આપડે બધા અક્ષરધામમાં જવું છે પણ આ બધું સરખું પછી બેસી જાવ એમાં ગીરદી જરાય ન થાય અને કદાચ બેસે ને તો એમ કે બાપુનગર ઉતારતા જાય જો રાજકોટ વાળા ઉતારતા જાયજો વિક્રમભાઈ કે મુંબઈ જાવતા ઉતારતા બાકી નાના નાના ટાબરિયા સ્વર્ગમાં કોને આવું છે આંગળી ઓછી કરો બધા આંગળી ઊંચી કરી પણ એક છોકરા એ ન કરી સાહેબ કે તારે નથી આવું કે આવું છે પણ મારી ભાઈએ કીધું છે સ્કૂલ છૂટી ને સીતો ઘેરે આવજે યા એને સમજાણું કે આ પરબારા ઉપાડવાના લાગે છે એ ડાયો નિખાલજ ને મને મમ્મી એ કીધું છે આપડે પાકા ને એટલે બોલતા નથી એટલે ઘણા વડીલો કેતા હોય ને હજી એમ ક્યાંથી ધામમાં જાય છે અમારા છોકરા કાચા છે કાચા છે એટલે એના જેવો ચારસો નથી થયો એમ એને એના જેવો કરવો એટલે આપણે બહુ સ્પષ્ટ છે અને નિખાલસપણે આપણે સમજવાનું છે કે આપણે સકામ છીએ કઈક ને કઈક લાલચ છે અને લાલચ છે તો નિશ્ચયમાં ડગમગાટ થઈ જાય એ પણ મહારાજે જ મૂકીને કીધું છે થાય જ તો આપણે કંઈક એવું સમજી લઈએ કે જેથી કરીને આપણને ભગવાનનો અભાવ ન આવે સત્સંગમાંથી પાછા ન પડી થોડો દુર્ભાવ ન થઈ જાય આપણું કલ્યાણ ન બગડે અને છેલ્લે છેલ્લે ડગું ડગું પાછા છેલ્લે નિષ્કામ થઈ જઈએ કે હા હવે તો કાંઈ જોતું નથી બસ ત્યાં પહોંચી જઈએ તો ભાઈ પહેલી વાત તો સમજણની એવી છે કે આ દુનિયામાં મૂળ વસ્તુ તો એ છે ને બધાને દુઃખ દૂર કરવું છે સુખ લાવવું છે હવે સુખ વાત એવી છે કે આ દુનિયામાં રાજા રાવણનું પણ બધું ધાર્યું થયું નથી બધું એનું ધાર્યું થયું છે એને ધાર્યું એમ થયું તો પછી આપણે ધાર્યું હોય કે આપણે ફલાને દેશમાં જઈને નોકરી કરવી છે ને ફલાણી કંપનીમાં જાવું છે ને આમ કરવું છે એટલું આમ કરવું છે ના પ્લોટ રાખવા છે ના એ ખરીદવા છે ના એ વેચવા છે તો બધું આપણું ધાર્યું ન થાય મહારાજા દશરથજીને ગેરભગવાન છે એ દશરથજીનું પણ બધું ધાર્યું નથી થયું કેવું થયું રાજા ભગવાન રામચંદ્ર રાજ્યાભિષેક કરવાનો દિવસ અને દશરથજી મહારાજ દેહ છોડી દેવાનું ટાણું થઈ ગયું અને ચૌદ વર્ષ સુધી અયોધ્યાની ગાદી એમને દડાની જેમ ઉછળતી રહી થયું ધારું તો આપણે થોડું સમજવું જોઈએ ને કે બધું આપણું ધારીએ એવું બધું ન થાય ગમે એટલી મહાપૂજા કરાવી ગમે એટલા પાઠ કરાવી પછી બધા વડાપ્રધાન થઈ જવું પણ બધા કેવી રીતે ખુરશી ઉપર બેસે બધા ધાર્યું ના થાય બીજી બાબત આ સંસાર છે એને ગીતામાં અને ભાગવત માં બધે દુખાલય કહ્યો છે દુઃખ વધતા આલે આલે ઘર પુસ્તકાલયમાં પુસ્તક મળે ઔષધાલયમાં ઔષધ મળે ભોજનાલયમાં ભોજન મળે વસ્ત્રાલયમાં વસ્ત્ર મળે હિમાલયમાં બરફ મળે એમ આ સંસાર દુખાલય છે એમાં દુઃખ મળે મળે મળે ને હોય હવે આપણે એમ કે મને કઈ થાય નઈ એ કેમ બને જો આ સમજણ વિખોડવાની ખોળવાની ખંખોળવાની છે હવે દુખ ન આવે એવું તો બને જ નહીં એક જણો બહુ દુખી હતો ને તો પછી તમને વાત કહું ને એ સાધુ ગોત્યા એક એટલે સાધુ પાસેથી પગમાં પડી ગયો ને બહુ રહ્યો રોડ્યો રડ્યો બહુ એમાં રાજ કે હું તો બહુ દુઃખી છું મને કંઈક સુખ થાય એવું કરી દો ને મારે જીવવાનો એન્ડ નહીં આમ નહીં તેમ નહીં બહુ રોદડા રહ્યા એટલે સાધુ કે એમાં શું વાંધો હું છે તને દીક્ષા આપી દઉં મંત્ર આપી દઉં બધું દુઃખ તર હોયું જાય પણ એની વિધિ એવી છે ને કે એક તારે ખમીસ પહેરણ શર્ટ લાવી દેવું પડે મને હું કહું એવું તો કે એમાં શું તમે કયું એવું લઈ આવી દો પાંચ પચી પચાસ રૂપિયાનું જેવું એવું લઈ આવી દઉં તો કે એવું કંઈ નહીં પણ છે ને જેને ક્યારેય જીવનમાં દુઃખ ન આવ્યું હોય ને એવા માણસ નું તો શર્ટ લઈ આવી દે ખમીજ લઈ આવી દે ઈ હું તને પેરાવી દીક્ષા આપી દઉં જઈને મળે એને તો સુખ જ હોય ને સોના ચાંદી ટોયલેટ નાન તેને એટલે હોંગકોંગમાં સોના ટોયલેટ છે અમને ક્યાં હાલો જોવા જવું છે ન્યા શું જોવા જવાનું છે આપડે જવા દઈએ તો ઠીક છે નગર શેઠ તો રડે રડે રડે કે આ બધું છે પણ કોના માટે છોકરા નથી શેર માટી ખોટ નથી અરે ખેતર માં ઢગલા પીડા ભરી લો શેર માટી જુદી મને વાજ્યા કે છે મારું કોઈ પાણી પીતું નથી મહેમાનો આવતા નથી દુખ્યો દુખ્યો થઈ ગયો છું મારા જેવો તો કોઈ દુખ્યો ન એનું ખમીસ તો હાલે નહિ બીજા જઈને પૂછે તમારે તો બધું શોખ સંપત્તિ આ ત્યાં દીકરા બધું છે તો કે દીકરા છે એ જ ઉપાધિ છે કેટલું ઓપોઝિટ કેટલું છે બોલો અને આ એ બધું ગોતવા જવું પડે નઈ હો તમારા બધા એક એક એક એક એક એક આમાં કોઈક હશે એ દીકરા નથી એના માટે રડતા હશે અને અમુક દીકરા છે એના માટે રડતા હશે કેટલા દીકરા તો ત્રણ દીકરા છે તો લેરા હશે તો જેલમાં છે હવાર માં ઉઠીને હાથમાં લઈને જામીન ગોતવા જવું પડે કોક એક હારો નાનો છોકરો દઈ દે બોડો બાબડો તો આ ત્રણેય દઈ દેવા છે એ બદલા બદલી થોડી થાય છે ભાઈ તું લઈ જો એને છે તો દુઃખ છે એરંડિયા નો શીરો એરંડીયો આમ પડ્યું એમ કેવું નહાયું નહાયું લાગે એરંડિયા નો શીરો અને બકરીનું દૂધ એ જ ખવાય હવે આટલું બધું એરંડી દૂધમાં થોડુંક નાખીને પાછું પીએ તો થાય કામનું એસી માં બેહાય નહીં ગાડીમાં થડકો લાગે છે સુખ છે નથી અમુક ને ખાઈ શકે પચી જાય જે હોય શેર શેર ઘી પી જાય પણ ખાવા મળતું નથી યાદ આવી ગઈ કઈ દઉં એક જણો છે ને બાળો રોજ સવારે ઉઠી અને આસુમજો અજવાળો હોય ને ત્યારે એના સસરા ઘરની આજુબાજુ જઈને ઝાજરૂ બેસે ત્યાં જ બે ઢગલો કરીને રીવા આવે ગમે એવું હોય ને પડે શિયાળો ઉનાળો ચોમાસુ આજુબાજુ જમાય ખાધે પીતે સુખી જાય એટલે આ ભાઈ ખાધે પીતે સુખી છે એના માટે આવું પ્રમાણપત્ર આપવું પડે એ દુઃખ કેવું કે ઋષિરાજે છે ને કવિ ઋષિરાજ સાધુ થઈ ગયા એમણે બહુ સરસ આપણે હજારી કીર્તનાવલી માં એનું પદ છે સારું ઘણું આવું બધું લખ્યું છે ઘરે જી વાંચવા જેવું છે કીર્તનાવલી માં છે આ બધું દુખિયા કોણ કોણ છે એ બધું લખ્યું છે બધા દુખિયા છે એવું લખ્યું એમાં એક કડી એ પણ લખી છે કે વણ પરણેલા મનમાં મુંજાયે પરિણેલા પૂરણ પસ થાય હવે શું કરીએ પણ ઠેર્યો નહીં દોસ તારીખે હું થયું તો કે પેલી ઘરવાળી આવી બહુ સારું ગુણિયલ ને બધું કોઈ વાંધો નતો પણ હું થયું ને મારા ઘરમાં દાગીના સોનું ચાની રોકડ ને બધું પોટલું વાળી જતી રહી ક્યાં ગઈ હજી પત્તો નથી તો કે બીજામાં શું તકલીફ જતી એ જા નથી તારે લગ્ન નહોતા જ કરવા છતાંય તું પરણીને બેઠો તો કે એમાં એવું છે ને વાસણને કપડા ધોઈ ધોઈને કંટાળો ને એટલે પછી મેં લગ્ન કરી લીધા પણ ઓયલા આને હામું પૂછ્યું તું છૂટાછેડા લેવાનો છો એ મેં સાંભળ્યું છે તેનું શું કારણ છે તો કે હું કપડાં વાસણ ધોઈ ધોઈ કંટાળ્યો ને એટલે હવે છૂટાછેડા લેવાને પેલા નથી તો આથે ધોવું પડે છે આને છે તો આને પાછ ધોવડાવે છે એટલે કોઈ ખાટી જાય એવું નથી એક બહુ સરસ મજાની સુફી કથા સુફી સંતો છે ને અમુક કથા બહુ જ મહાર્મિક લખે મહાર્મિક એટલે તમને હૃદય સોસરવી ઉતારી દે એટલી બધી અદ્ભુત કથાઓ લખે સુ કથાઓ એટલે એ વાંચવા મળે ને તો વાંચવી દરિયો હોય દરિયો અંદર ભેજા કામ ન કરે ગજબ સુફી કથાઓ તો એને કથા લખી કે આ જીવને જયારે પૃથ્વી ઉપર ભગવાન મોકલે છે ને ત્યારે એને પસંદગી આપે છે તારે બેટા ધરતી ઉપર જવું છે ને તારે જે જોઈતું હોય લિસ્ટ બનાવી લે ગમતી વસ્તુઓ બધી લખી નાખે અને ત્યાં એનું આખું શોરૂમે છે તને જે ફરે જે ગમે એ બધું જો એનો લિસ્ટમાં ટપકાય બધું કરી દે આવી પસંદગી આપે જોઈ પસંદ કરી લિસ્ટ કરી અને ભગવાનને આપે એટલે ભગવાન આખું લિસ્ટ વાંચે વાંચીને પછી આને જે બહુ વસ્તુ જે પ્રિયમાં પ્રિય અત્યંત પસંદી જેના ઉપર હોય ગમતી હોય ને એ એક વસ્તુ એમાંથી લઈ લે બાકીનું લિસ્ટ આપી દે બસ એક જ લઈ લે બાકી જેટલું પસંદ કર્યું હોય બધું આપી દે અને પછી ધરતી ઉપર ગોચા કરે છે જડતી નથી એટલે રાખ લાગે છે એ ભગવાને લઈ લીધી છે આવું છે કે નહીં જો અદભુત મનપસંદ વસ્તુ છે ને આખી પાછી થઈ જ જાય થઈ જ જાય લઈ લીધી છે અને એને જીવ ગોયતે રાખે છે એનો અભાવ વર્તાય છે એટલે સંસાર દુઃખમય છે પાછું એવું નથી આ બીજી વાત સમજવાની છે કે દુઃખ છે આડેધડ આવે છે આડેધડ નથી આવતું આ વાત સમજી રાખવાની છે આપણા જ કરેલા કર્મો ફળ આવે છે બાવળિયા વાહવા છે તો કાંટા ખાવાના આવે નથી કોઈ બીજો આપતો જ નથી અને બીજો કોઈ મને સુખ આપે છે બીજો મને દુઃખી કરે છે એ તો કુબુદ્ધિ છે અહમ કરો મી તો સ્વકર્મ સૂત્રો હિલો કહ પોતે પોતે કરેલા કર્મો એની આ બધી છે વિદ્યાર્થીઓ આખું વર્ષ રખડપટ્ટી કરી હોય પછી રિઝલ્ટ કેવું આવે એક છોકરાનું રિઝલ્ટ આવ્યું ને બાપા ને બતાવ્યું એને બાપા બેઠા બેઠાઢોલ્યા પર વાંચે વિજ્ઞાન માં ત્રણ ગણિતમાં હાડા ત્રણ કસરત માં ફુલ્લી પાછ અંગ્રેજી અઢી બાપો કે આવું રિઝલ્ટ બે લાફા ફેરવીને સાચી બોલો બાપો કે છે છોકરાને મારવા જોઈએ બે લાફા છોકરો આવું રિઝલ્ટ હોય હાલો સાહેબ ઘર બતાવું ભૂલ પોતાની સાહેબ માર ગૌરવ આવું રિઝલ્ટ સાહેબે દીધું એમ આપણે કર્મ આપણે કરીએ ધંધા કરવાનું કઈ ધ્યાન ના રાખીએ અને પછી હેઠા તું હાવો એમાં એ શું કરે એને લાફાકા મારીએ એ કઈ કરતા નથી આપડે આપણે કરીને આવ્યા છીએ પણ આ હિસાબ સમજાતા નથી ને એટલે આવું થાય છે જવ સરસ મજાની એક વાત કહું સાંભળ્યું છે ને હમ તો પછી એક જણો હાઈલો જાતો એમાં આંબા ભાડ્યું આવ્યું સરસ મજાની કેરી જોઈ મોડામાં પાણી આવી ગયું જઈ એક કેરી તોડી લીધી બીજી તોડી લીધી ત્રીજી તોડી લીધી પાકી નીચે બેસી એ ગુલગુલ ગુલગુલ ગુલગુલ કરી અને કેસર કેરી તાલા ગીરની અસલ લીખ્યું હોય ઉપર ખોલો તો નીકળે વલસાડ ની સરસ મજાની કેસર કેરી લઈ ગોળી અને મેળો રસ ચો ચહાટી બોલાવો आंबावाड़िया मालिक भाड़ी गयी फेर वहां वाड़ी हराज वहां ने फरियाद केरी आखे जोई मैं जी नहीं पग हाली नहीं गया हूं गो नहीं कैरी तोड़ी हाथे મે તોડી નથી કેરીનો રસ ચાખ્યો જીભે મે ચો રસ રાખ્યો પેટે મે રાખ્યો આ હિસાબ મજાનો દ્રષ્ટાંત યાદ રાખવા જેવું પણ ભગવાને વાહને કીધું કે તું જોડાયેલો છો ને એટલે આંખ જોઈ શકી તું જોડાયેલો છો ને એટલે પગ હાલી શક્યા પગ તું જોડાયેલો છો ને એટલે કેરી તોડવા હાથ કામ કરી શક્યા તું જોડાયેલો છે ને એટલે જીભ રસ ચાખી શક્યા અને તું જોડાયેલો છે આપણને પણ આ કર્મ ના હિસાબ આ રીતે સમજાતા નથી પણ આપણે ક્યાંય કોઈ કોઈ રીતે આપણે કનેક્ટેડ છે જોડાયેલા છે એ કર્મમાં હિસ્સો છે અને આ રીતે આપણે કર્મ કર્યા છે એટલા માટે એના ફળ આવે છે હા જી તો હવે આપણને પ્રશ્ન થાય કે બાપા જે થવાનું થઈ ગયું હવે ક્યાં જવું હવે જાય એમાં ધ્યાન રાખીએ અને તમે સમજી લીધું પણ હવે જવું ક્યાં હવે શું કરવું અને એમાંથી છૂટવા કે એ બધું સાંભળ્યું એટલે અમે ભગવાન શરણે આવ્યા થવાનું તો થઈ ગયું નવું કરવાનું કઈ ધ્યાન રાખશું आ बदा कर्मो थे दुख सहन नहीं था ठाकुर चरण आठू मूक्य आश्रय कर मगव नहीं आशा राखी नहीं तो हम क्या जाऊना समझा जेवी શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરે છે આ તો જીવનમાં રાખવા જેવું વચનામ્રત સિંજરા શ્રીજી મહારાજ કે સાંભળો સાંભળો અમે એવા ક્રૂર નથી ભગવાનનો આશ્રયો કરે શ્રીજી મહારાજના શબ્દો આ જ વચનામ્રત ના સિત્તેરના ભગવાન કરે તો જીવનમાં અતિશય દુઃખ આવવાનું લખ્યું હોય આગલા કર્મોનું ફળ લખવા હોય પ્રારબ્ધ જે ભોગવીને આવ્યા છે જેની આપણે ફરિયાદ કરીએ છીએ ક્યાં જવું કેટલું સરસ કે જીવનમાં અતિશય દુઃખ આવવાનું લખ્યું હોય ભગવાનનો આશ્રય કરે તો થઈ જાય કે સુળી લખી હોય સુળીએ ચડવાનું લખી હોય ફાંસી લખી હોય એના પ્રારબ્ધમાં તો એને કાંટા નો આપીને ભગવાન મટાડી દીધી આટલો તો ફેર પડે છે પડે છે પડે છે પણ જીવને જોજો એટલી મહારાજ થોડીક આ વેદના આછી મને દેખાય આમાં કે આટલું દુઃખ ઓછું થઈ જાય છે તો એક શબ્દ મહારાજ બોલ્યા કે આ જીવને એ સમજાતું નથી એ જીવ કોણ આપણે આપણને સમજાતું નથી પછી દ્રષ્ટાંત ગામમાં ચોર હતા બહુ એક ગામમાં બધા ચોરીનો ધંધો કરે એમાં એક ચોરી એવો કે સાધુઓ ગમે તો સાધુઓ આજુબાજુ જંગલ જાડીમાં રહેતા કથા વાર્તા સાંભળે શ્રવણ કરે થોડું મૂળ ધંધો તો રાખે જો કારણ કે એ આપડે બધા એટલે સાધુ પાસે જાય સત્સંગ કરે પણ ઓલું ચોરી કરવાનો ધંધો રાખે એમાં એક એ સત્સંગમાં ગયો છે અને એમાં એને કાંટો વાગ્યો જંગલના કાંટા તો જોરદાર પગ સૂસરો નીકળી ગયો પગ સુધી પછી કઈ જઈ શકે નહીં ઘરે ઘરે આરામ કરે પગ પાકી ગયો અને એ દરમિયાન ચોર એના ભાઈઓ હતા ટોળીના ગયા રાજાનો ખજાનો ફાડ્યો ને એવો અઢળક ધન લઈ આવ્યા બધા ભાગ પાડી લીધા ને એટલા એટલા પૈસા આવ્યા તો ખુશ ખુશ થઈ ગયા પણ આ જે કાંટો વાગ્યો તો સાધુ પાસે જતો ને એના બહરાઓને છોકરાઓને પરિવાર ને બહુ ઘગલાયો કે આ તું સાધુ પાસે ગયું એમાં હું આપણું સારું થયું આ તને કાંટો વાગ્યો ત્યાં જાડી જંગલમાં જઈને એવા મુંડાઓ પાસે જઈને શું તારી જરૂર પગ પા થઈ ગયો પૈસાનો વરસાદ વરસી ગયો અને આપણે સાધુએ તારું સારું કરી દીધું શું ભગવાન ની તું વાતો કરીને સાંભળીને શું ફાયદો કાઢ્યો એમ જ્યાં વાત કરે છે ત્યાં રાજા લશ્કર આવ્યું અને એને ખબર જ હોય ક્યાં કોણ કોણ છે એ બધાને પકડ્યા અને બધાને સૂર્ય ચડાવવા માટે ઉપાડ્યા ત્યારે આ નહીં ઉપાડ્યું હતું સાધુ આડા ફેરા એમણે કીધું કે ભાઈઓ આ ચોરી કરવા નહોતો આવ્યો આ તો અમારી પાસે આવતો ને એને પગમાં કાંટો વાગ્યો હતો એટલે બિચારો ઘરે આરામ જ કરે છે એટલે એક મહિનાથી ક્યાં ક્યાં જઈ શકે છે અમે અમે સાક્ષી કરીએ છીએ અને રાજાના માણસો સાધુના વચનમાં વિશ્વાસ આવ્યો સાધુ ખોટું નો બોલે તને કાંટો ભાઈ ગયો હાવ હાવ હાચી વાત છે સાધુ કે હાવ હાચી વાત છે એને મૂકી ગયો એ નહોતો એ તો અમારી પાસે આવતો કથામાં બેસતો છોડી દીધો પેલા બધાને સુળીઓ ચડાવીને મારી નાખ્યા અને આ ઉઘરી ગયો એવી રીતે સુળી લખી હોય તો કાંટાનું દુઃખ આપીને ભગવાન મટાડી દે છે પણ આ જીવને સમજાતું નથી લીમલી ગામ લીંબડી નહીં લીમલી સગરામ વાઘરીનું લીમલી ત્યાંના મૂળજી શેઠ વઢવાનું કારણ આવું બધું કરે કારાર કામ એવા છે કે દુશ્મન આવડ થોડી ઘણી તો કંઈક થઈ જતી હોય આ મૂળજી શેઠને દર ત્યાંથી ચાલીને ગઢડા દર્શન કરવા જવાનો નિયમ દર જાય એનો અચૂક નિયમ એટલે એક પૂર્ણમે તૈયાર થયા આગળ દિવસોમાં નીકળતા હોય નીકળ્યા એને કોઈની સાથે જે કઈ થોડો અણબનાવ થઈ ગયો હોય લેતા દેતા રાજને લીધે કઈને એટલે એ લોકો સંપીને વચ્ચે ઉભા રહ્યા કે આ ભગતડો નીકળે જ છે પૂનમે આ ટાણે એ ટાણે આપણે ઠેકાણે પાડી દઈએ ગામમાં આજુબાજુ હોય તો પોલીસ સિપાઈ આ બધું હોય પણ આ તો જાય છે ને કોણ આજુબાજુના ગામડામાં કોને કોને માર્યો છે ખબર પડે એટલે આપણે ઠેકાણે પાડી દઈએ જે સજેલા તલવારો ને ભાલાઓને બરફીઓ લઈને ઉભેલા બધા બનેલી ઘટના છે મૂળજી છેઠ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા નીકળ્યા છે પણ જેનો આશ્રય છે ને એની લાજ છે એને એની લાજ ભગવાન સ્વામિનારાયણ ને તો ચિંતા થાય ને અરે રે એમ જ્યાં જતા ત્યાં એમાં બાવળનો એવો જોરદાર સૂળો ને ઘાચ કરતો પગમાંથી સોસરો નીકળી ભગત ને થઈ ગયું અરે અરે રે મારું નિયમ તૂટ્યું હવે ચલાશે નહીં ગમે તેમ પાછા વળીને માંડ માંડ ઘરે કોઈને ટેકા લઈને ઘરે પહોંચી ગયા આ લોકો ત્યાં રાહ જોવે હો હમણાં આવે ને વાતરી નાખીએ હમણાં આવે ને રાયુકડા કરીએ પણ ક્યાંય દેખાય નહી પછી તો ઘોડા છે તે લઈને આજુબાજુ બધી તપાસ કરી તો ભગત ક્યાંય દેખાય નહી તપાસ કરાય તો ભગત તો ઘરે બી આવી ગયા પાછા વળી ગયા કે આનો નિયમ વા ફરે વાદળ ફરે ફરે નદી ના ભગત કોઈ દિવસ પુન છોડે નહીં અને હા હાજા નરવાના આમાં પાછા ક્યાંથી ભળી ગયા ગજબ છે તપાસ કરી ત્યારે ભગતને કાંટો વાગ્યો છે અને ભગત તો ખાટલે છે એ ઓલામાંથી એક જણો દૈવી હતો ને એમણે કીધું કે ભાઈ આ એના સ્વામિનારાયણ પણ સાચા ના એનો ભગત પણ સાચો કે એને કાંટો વગાડીને પાછો વાળ્યો માટે આવાનો અપરાધ કરીએ ને તો આપણે કોઈ ભવ્ય છૂટીએ નહી માટે એની પાસે જઈને માફી લઈએ ભગત પાસે આવી અને ત્યાં સુધી અફસોસ થયા કરતો અરે મહારાજ થોડી દયા રાખી હોત તો હું પોચી જાત અરે મને નિયમ તૂટ્યો મને દર્શન લાભ ના મળ્યો અફસોસ પણ જ્યાં ખબર પડી કે ભગવાને દયા કરી છે ખોટું નથી કર્યું આપણે કાંટાની ફરિયાદ કરીએ છીએ આવો કાંટો મને કરી જાય હોય એનો એનો વસવ હવે એ તો કેમ બને ભાઈ ये संसार काटो की बाड़ी उलीज उलीज मरी जाना है रहना नहीं देश बीरा है आखो संसार तो कॉटाड़ी जाड़ी झांखरा नो भरेलो है एम का न वगे तो ज आश्चर्य वागे गमें ते उजड़ा थे कपड़ा भराय जाए फाटी जाए गमें था ते थाड़ियों में चालू कांटा भरचक यू संसार कांटों की बाड़ी उलीज उलीज मरी जाना है रहना नहीं देश बीरा है ए संसार कागज की पुड़िया बूंद पड़े घूल जाना है रहना नहीं देश बीरा है સંતોષ સમજાવે છે કે આ દેશ આપણો નથી આ તો પરદેશમાં આવ્યા છે અને અહીંયા પરદેશમાં આવ્યા છે એમાં કાંટાની પથારી છે આમાં કાંટા વાગે એની બેટા તું ફરિયાદ ગુલાબના સુગંધ ભરેલા પથની રાહ જો કાંટાની ફરિયાદ કરીએ પણ સુળી તો કાંટે મટાડે છે હજી મહારાજને તમે જો કેટલું આપણને પાકું કરાવવા માગે છે કે ભાઈ આ સાચું છે કેમ તો કે અમે રામાનંદ સ્વામી પાસે બી વરદાન માગી લીધા છે જ્યારે જેતપુરમાં ગાદી ઉપર રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને નીલકંઠ વર્ણિને બેસાડવા તૈયાર થયા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું વીસ વર્ષની ઉમર કે સ્વામી મને આ ગાદી નથી જોઈતી પણ બહુ આનાકાની થઈ પછી હા પડાવી સ્વામી રામાનંદ સ્વામી તો હા પાડી પણ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે એમ કહ્યું કે સ્વામી હું ગાદી સ્વીકારું પણ હું માગું તે આપશો અરે માગો તે આપણે માગ્યું હો ભાઈ આપણને ભગવાન કે કોઈ આવા પહોંચેલા સાધુ એમ કે ભાઈ માગું એ માગો આપણે બીજાનું માગીએ કે આપણું માગીએ ઉલટાનું માગ્ય બીજાનું પણ એવું કે એનું હુડ કાઢી નાખો ત્યારે શ્રીજી મહારાજ ભાઈ આજ ભગવાન નું ભગવાન પણ છે આજ દયા સિંધુ છે સહજાનંદ દયાળુ બળવંત બહુનામી મુક્તાનંદ સ્વામી આરતી ની પેલી કડીમાં સહજાનંદ દયાળુ અમસ્થું નહી મૂક્યું અનુભવ છે બહુ દયાળુ છે અને વાત સાવ સાચી રાખો કે સહજાનંદ સ્વામી અતિ દયાળુ છે બહુ દયાળુ છે અને કેવું માગ્યું એના ઉપરથી જ ખબર પડે માગો સ્વામીએ કીધું ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી તમારા સત્સંગીને એક વીંછીનું દુઃખ થવાનું હોય તમારા સત્સંગી શબ્દ છે ને હું પેલા તમને સમજાવી દઉં એટલે કોઈને પેલું ન થાય તમારા સત્સંગી એટલે રામાનંદ સ્વામીના સત્સંગ રામાનંદ સ્વામીના સત્સંગી એટલે આપણે બધા સત્સંગી કારણ કે રામાનંદ સ્વામીએ જે સંપ્રદાય સ્થાપ્યો એ ઉદ્ધવ સંપ્રદાય અને એ ઉદ્ધવ સંપ્રદાયના જ આપણે આશ્રિત છે એ ઉદ્ધવ સંપ્રદાય રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર હતા એટલે એમણે ઉદ્ધવ સંપ્રદાય સ્થાપ્યો નામકરણ આપ્યું અને એ સંપ્રદાયને પ્રચાર વિસ્તાર સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન કર્યો એટલે આજે ઓળખાય છે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પણ મૂળ નામ છે ઉદ્ધવ સંપ્રદાય રામાનંદ સ્વામીનો સ્થાપેલો એટલે આપણે બધા જ રામાનંદ સ્વામી ના ઉદ્ધવ સંપ્રદાયના સત્સંગી છીએ એટલે દુઃખ લખ્યું હોય તો શ્રીજી મહારાજ કે મને રૂવાડે રૂવાડે એક એક વીંછી નું દુઃખ આવે એમને રૂવાડે એક વીંછી નહીં કરોડ કરોડ વીંછી મને દુઃખ થાય પણ સત્સંગીને એ દુઃખ ન થાવ્યું છે ત્યારે રામાનંદ સ્વામીના આંખમાં આપણે માટે તો આપણો ભગવાન દુખી થતો હોય આપણને સુકાન દુઃખ આપે એને દુખ આવે છે રામાનંદ સ્વામીને આ આપતા શું થયું છે તમે કયો પણ પેહલા કહ્યું માગું એ આપશો તો હું આપીશ સાડા ત્રણ કરોડ રૂવાડા છે કેટલું દુઃખ પણ મારા સત્સંગીને એ દુખ ન થાય બીજું માગ્યું કે કોઈ સત્સંગીને લલાટમાં ભીખ માગીને ખાવાનું રામ પાત્ર માગીને ભરીને માગવા જઈને ખાવાનું લખ્યું હોય તો એ રામ પાત્ર મને આવે શ્રીજી મહારાજ કે એટલે કે હું બી એને બદલે ભીખ માગીને પેટ ભરું પણ અમારા સત્સંગીને અન્ન વસ્ત્રે કોઈ તકલીફ ન પડે એ વરદાન મને આપો અને રામાનંદ સ્વામી આ બે વરદાન આપ્યા એમ શ્રીજી મહારાજ કીધું મને રામાનંદ સ્વામી રાજી થઈને આ બે વરદાન આપ્યા માટે વેવારે દુખ લખ્યું હોય તો પણ જે સત્સંગ કરે એને શ્રીજી મહારાજ કે વ્યવહાર આપણે કરીએ પાપ અને એ ભોગવે એ અને બોલ્યા છે કે ખોટું તો નહીં જોય ખોટું તો નહી જોય બોલ્યા હોય એ ખોટું કેવી રીતે હોય ભાઈ સત્ય વ્રત છે અવળા હવળા થઈ જાય એના ઉપર માથું પછાડે ત્યાં બધા અક્ષર તમે દબાવો તો બધા સવળા થઈ જાય ઈંકના પેડ માથું મારે ત્યાં બધા અવળા હવળા થઈ જાય તો આપણે સહજાનંદ સ્વામીના ચરણમાં માથું મૂકીએ અવળા હવળા ન થઈ જાય ભલામાને અવળા હવળા થઈ જાય ગોપાળાનંદ સ્વામી ફરતા કાનમ દેશમાન ફરતા ફરતા વળતાલ જવું હતું હવે એક દિવસ સ્વામીએ એવો વિચાર થયો એટલે સંતો બધા ચાલવાની તૈયારી કરીને ગામડા એટલે ગોપાળાનંદ સ્વામી કે સંતો બેસો બેસો મારે તમને એક વાત કેવી છે કહો સ્વામી ચાલીસ પચાસ સંતો સ્વામી કે સંતો આજે તમે બધા સંકલ્પ કરો કે અમારા પ્રારબ્ધમાં હોય ને એ અમને મળે ભલે સ્વામી બધા એ સંતો સંકલ્પ કર્યો અમારા પ્રારબ્ધમાં નસીબમાં હોય મળે પછી એ બધા આજે આવે ભિક્ષા માગે કોઈ કે જાઉં જાવ મહારાજ અહીં તો સૂતક છે મુખી મરી ગયા છે અહીં કોઈ તમને કઈ આપે નહીં ભાઈ અત્યારે કોઈ ઘરમાં છે જાવ પાદરથી જ વળાવે વળે પગે ચાલે ને ગામ જાય અરે ભાઈ પડખે ભીયા જાઓ બીજે એક ગામ ભાવ ગામમાં ઘર ન મળે એક જગ્યાએ બહુ તો કરવી હોય ત્યાં આ ક્યાં આવ્યા તમે સામે વાળા એ બધા તકડી માર્યા વળી ક્યાંક કોઈ વળી ચપટી દાણા ચપરેલો આપે પણ પચાસ સંતો થાય પછી કોઈ કુતરા ને કલાલી પહોંચ્યા અને કલાલી જઈને ભીખ માગી તો ત્યાંથી શેર ત્રણ શેર એટલે કિલો દોઢ કિલો જેવી ત્રણ ચાર વર્ષની ખોરી જુવાર મળી હ સંતો નો ખોરી જુવાર મળી પછી તળાવ ને પાડે ગયા સંતો ને કહ્યું નાખો અને ધોઈ અને થોડી ને પલળવા દો એટલે થોડી પોચી થઈ જાય પછી આપણે જે થોડી થોડી આવે જુવાર થોડી મુઠી મૂઠી અડધી અડધી પાણી પીને પછી ચાલ્યા જશું એટલે જુવાર ને ધોઈ પલળવા મૂકી ને સ્વામીએ વાત કરી જો સંતો આ આપણું પ્રારબ્ધ આ આપણું પ્રારબ્ધ હવે સ્વામી કે સંતો હવે સંકલ્પ કરો કે સ્વામિનારાયણનું પ્રારબ્ધ હોય ને એમને મળો સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જે બધી જુવા જ પલળે છે હજી અને હવે તો ભગવાન સ્વામિનારાયણ નું પ્રાર્થ ભગવાન એમનું પ્રારબ્ધ શું હોય પણ એમની જે કૃપા હોય એ એમને મળે ભજન કરે છે એમાં વસો ગામ અમીન એને કલાલી એના વેવાય ઘોડે ચડીને આવે અને તળાવની પાળે ઘોડાને પાણી પાવા માટે આવ્યા કે સાધુ બેઠા બેઠા ભજન કરે શાંત ચીતે બેઠેલા એટલે બધા નીકળતા હોય એનાથી ત્રાસેલા અને આ સંતો ભજન કરે એમને થયું કે અરે આટલી શાંત મૂર્તિ હોય તળાવની પાળે બેઠા છે ઘોડાને એક બાજુ રાખીને આવીને પગે લાગ્યા મોટા સંત તરત ઓળખાઈ જાય પગે લાગે બેઠા પણ બહુ વિવેકે એટલે પટેલે કીધું કે બપોરના ટાણા પણ જમી ગયા તમે ભોજન પ્રસાદ હરિહર કંઈક કર્યું ગોપાળાની સામે કે આ થોડી જુવાર ખોરી આવી ગઈ છે પલાળવા મૂકી છે આ તમે જુવાર ખાતા નહી મારો ઘોડો એ ખાતો નાખી દો એને નાના ભાઈ નાખી ક્યાંથી દો સાધુ કે મળ્યા પછી નાખી મળ્યું નાખી દઈ અનુભવ એવા થઈ ગયા સંતો નવું પ્રારબ્ધ આવ્યું છે શું ઘોડે છડી ને ભાઈ નાખી કઈ નથી દેવું તો કે તમે મારા હમ કઈ તમે જો આને ખાશો નહીં હમણાં હું આવું છું એ અમે બેઠા છે ગયા ગામમાં કલાલી એના વ્યવાય હશે ત્યાં જઈને જેવો ઘોડો ઉભો રાખ્યો ત્યાં તો ઘર ને ઓછા થઈ ગયા વેવાય આવ્યા હા આવો આવો તાજા વેવાય હશે તાજા તાજા વ્યવહાર ત્યારે જે હામા મળે ને પછી ભથમા ખાલી ને મળે ને એવા કસકસાય છૂટા ન પડે આપણને એમ થાય કે હમણાં પોલીસ બોલાવી પડશે અને પછી બે ત્રણ વર થાય ને એવું ભાટે કોઈ ભવે ભેળા ન થાય આવડી આવડી દીઓ એટલે પણ તમે તો કેતા રાજા દસરથમાં ઉતાર ને જન્મ માં અવતાર તો કે એ તો રાક્ષસ ના પેટ નો છે ખાલી ને બેયા ઢોલિયા ઢાળાઢબુકડા મોરલા ચિત્રલા બાદયા મૂક્યા ઓછીકા મૂક્યા વીંજ પાડોશ માંથી માગીને મૂકી દીધા આડોર પાડોશ રેડિયા હાલે એવા ગોઠવી દીધા એ જમાના નહોતા રેડિયા પણ હું ગોઠવી દઉં છું પાણીના કળશિયા તો કે ભાઈ પાણી પીશ નહીશ પણ હું પેલા જે કહું એ તમે સ્વીકારો મારી માગણી પછી જ હું પાણી પી જે માગું એ તમે મને આપશો મારી માગણી પૂરી કરશો તો જ હું પાણી પીવું નહીં હાઈલો એટલે ગરદણી હશે ભાઈ દીકરી દીદી લીધી હોય એ તો બહુ દીકરીના બાપે બઉ નીચું જવું પડે એટલે પગમાં પડી ગયા ભાઈ જે માગો પૂરી કરીશું પણ અમારી તમારા આબરું તમારા હાથમાં અરે એવું નહીં પણ તમે મારી માગણી સંતોષો એટલે તમારું આબરૂ છે હા કયો ને ભલા મને હું એટલું બધું તમે મરક મરક કરી ગયા એવું છે ગામ પાદર પચાસ સાદુ ભૂખ્યા બેઠા છે એટલે એને પાકા સીધા સામાન મોકલાવો એ જમે પછી હું જમી અરે એમાં હું બોલ્યા નહીં કે લોટ ના તપેલા દાલની તપેલીઓ દાલની તપેલી હોય ને હા મીઠા ના તપેલ ના વાટકી અમે વિસાવદારમાં બાપા હતા રણછોડ બાપા ત્યાં ગયા તા લોટ નું મગનું દાલનું ખીચડીનું બધું હારે આવડું મીઠાનું જ તપેલું લઈએ બાજુમાં જાજરૂપરોપરો એમાં લોભ શું કરવા આ કઈ વાપરાતું છે જો મીઠું વાપરો આપડે જાજરું બાજુમાં જ છે કે હું સાધું કઈ ફેક્ટરી છે આવું બનાવવાની એનું પ્રારબ્ધ આવ્યું આપણું પ્રારબ્ધ હજી પલળે છે આ સ્વામિનારાયણ નું પ્રારબ્ધ છે ભાઈ અને તમને ખાતરી નો થતી હોય તો અમે સામે બેઠા છીએ બીજું શું ગામડે હોય ને તો મુંબઈ જવું મેળ નો પડતો હોય એ સાદુ થઈને ભગવા પહેરે અમેરિકા આંટા મારતો હોય ઘણા જોવાની અમારી પ્રારો તો કોનું છે કયો નહી મુંબઈ નો ભાડ્યું હોય ભાડે ને જિંદગી પર મજૂરી બાદ નવરા થાય તે જાય ને આખા દુનિયામાં ભરી આવે બધા તેલ ના શું ભાવ છે ભલે પંદરસો ને ડબ્બો થઈ જાય અમારે શું લેવા દેવા શું છે પણ ભગવાન નો પ્રતાપ છે તમે કે હમથા થોડા અમને દઈ જાવ છો કોઈ પણ આમ હોય ને એમને અમે ઉભારી દુકાન થી એક કિલો ખજૂર લઈ આવો તો ત્યારે દોડીને લઈ આવજો સામી અહીં ઉભા આખા પાછા થતા ને આ ક્રેડિટ કાર્ડ છે તમારો ના પાડે નારાયણ અમારા પ્રારબ્ધમાં આટલું બધું ન હોય પચાસ પચાસ જણા સેવામાં ઉભા હોય સામે મને ટેકો દો સામે આજે હોય હગ છોકરા તમને ટેકો નથી દેતા ધક્કા મારે છે પગ દબાવ ગળા દબાવે છે સામે નારાયણનું છે આ પ્રાર્થ જે બોલો એટલે સહજાનંદ સામે ખોટું નથી બોલ્યા અને તમે બધા સામે બેઠા છો એમાં સત્સંગે થયા પછી મારા હમ તમે સુખી નથી થયા આમાં કેટલાય ચહેરા હું જોઉં છું કે સાયકલ લઈને ફેરવી નરનારાયણ દેવ પાસે જઈને જાતા ગુરુકુલ આવતા કેતા એ ભગવાન એ સ્કૂટર દઈ ગયો એટલે સાધુ ની દોડી દોડીને સેવા કરું પણ માથે કોથળા ઉપાડીઓ બધી કરી અને સ્કૂટર હતા એમણે લખ્યું છે કે જે જે ગામડાઓ બધા ફેરો છે એમાં જ્યાં જ્યાં સ્વામીનારાયણના સત્સંગીઓ છે એને ન કલ્પી શકાય એટલા સુખી થયા છે અને કેવળ સહજાનંદ સ્વામી ના પ્રતાપ છે સર વિલિયમ્સે લખ્યું છે ને આપડે ખોટું નથી મારો બાપ બોલ્યો મારો એટલે તમારો આપડે બધા ખોટો નથી બોલ્યો આજે યાદ મારો દીકરો તાજુ કરાવે છે ભૂલી ગયા હોય તો યાદ અપાવે ને પાછું હવે સમજવાનું છે થોડું અહિયાં આ વાત ઉપર દંતાલી સ્વામી સચ્ચિદાનંદજી બોલ્યા છે કે સ્વામિનારાયણ વાળા સ્વામિનારાયણ ભગવાન નો આશ્રય કરે તો એને અન્ન વસ્ત્રો નારી એવું અમારા ભગવાને વરદાન માગી લીધું છે પણ મારા જ અન્નક્ષેત્ર માં બે ત્રણ જમવા આવે છે એનું મારે શું સમજવું આ વરદાન તો તમે કયો છો કે માગ્યું હવે મારા અન્ન ક્ષેત્રમાં ઘણી વાર કે બે ત્રણ વરદાન તમે ચોરી કરો છો ન ખાવાનું ખાવ છો ન પીવાનું પીવો છો ન રાખવાનું વ્યસન રાખો છો ન રાખ કરવા જેવા ધંધા કરો છો તો આશ્રિત ક્યાં છે ભાઈ આશ્રય કરે મતલબ રૂલ્સ રેગ્યુલેશન નાખી દઉં ભલામણ તમે એને પૂછો તો ખરા પાળતો નથી આ ભારત દેશ છે એના આપણે નાગરિક છે અબાધિત અધિકાર છે આપણને અહીંયા ન રાખી એમ જો ભારત સરકાર કે સુપ્રીમ કોર્ટ એના ઉપર કેસ થાય કેમ હું અહીં પેદા થયો છું અધિકાર છે મારો અહીંયા રહેવાનો હરવાનો ભરવાનો દરેક દરેક રાજ્યમાં જવાનો પણ હું જો અવળું કરું તો એ ભારત દેશમાં નાખી દીધું મારે નિયમો પાડવા પડે એમ સહજાનંદ સ્વામી મારી બાહીધારી લીધી હોય પણ જો હું ખોટું કરું તો મારે રોટલા માટે ભટકવું પડે એટલે એ આવે છે એ ચાંદલા કાલી કરવાથી કોઈ આશ્રિત નથી થઈ જતો આવા હરાયા ઢોર હોય એનો કોઈ ધણી ન હોય વૈશાનો પણ ધણી એટલા માટે એનો જવાબ છે પણ જે આશ્રિત હોય ગુનાથી હોય જાય આપણે દેશ વિદેશ ફરીએ છીએ ફરીએ છીએ પણ કોઈ દિવસ મારો ક્યાંય આપણને ન હાચવે એવું બને કઈ ભાઈ પણ આપણો ફર્જ છે ને એટલે હવે સાંભળો પ્રથમ ના ચોત્રીસ શ્રીજી મહારાજે કીધું છે વિમુખ જીવ હોય એને જે દુખ સુખ દુખ આવે એ તો એના કર્મે કરીને આવે છે અને ભગવાનના ભક્ત જે દુખ આવે છે એ તો ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે જે કઈ દુઃખ આવે છે ને એ આજ્ઞા લોપે છે એટલે આવે છે નતર ના આવે અને જો આજ્ઞામાં શ્રીજી મહારાજ ચોત્રીસ માં વચનામૃતમાં પ્રથમમાં કહે યથાર્થ પણ આજ્ઞામાં વર્તે તો જેવો ભગવાનનો સ્વયં આનંદ છે એવા આનંદમાં આઠે પહોર ઝૂલે જે આજ્ઞા લોપે છે એટલું જ એને દુઃખ આવે છે ને આ બધું એક સાથે સમજવા જેવું એટલે સમજી લો જીવનમાં દુઃખ આવવાના જ્યારે અમુક વસ્તુ હું તમને ગણાવું છું એ વિચારી લેવી એક દુઃખ આવ્યું છે હા વિચારીએ કઈ આજ્ઞા લોપીયે છીએ કેટલી આજ્ઞા લોપીએ છીએ એ સિવાય ના આવે અને હજી જો આપણે પ્રાર્થના કરતા હોય દુઃખતાળો દુઃખટાળો તો પેલું એ કરીએ કે આગના જે લોપીએ છીએ એ પાળીએ કેટલી લોપાય છે ભલે પણ હવે પાળીએ દુખાયું છે વિચારીએ આગના યથાર્થ પાળવાનો પ્રયાસ કરીએ એક બાબત બીજી બાબત આશ્રિત છે આશરો છે આશરો છે બોલીએ છીએ પણ વિચાર કરવો આશરો છે કે પછી દોરા ધા જંતર મંતર કામન ટુમણ જ્યાં ત્યાં બધી માથા મૂકીએ છીએ ને આ દેવ લે ચોખા એવું છે કે ફાફા જ મારીએ છીએ બોલીએ છીએ છે આશરો પતિવ્રતા નારીની જેમ રાખ્યો છે તપાસ ત્રીજી વાત પાંચ જણા તમે ઘરમાં હો ને એક તપેલી ખીચડી હોય એને ત્રણ હાડા ત્રણ ગણા પાણીમાં લઈને તમારે મૂકી દો અને રૂપિયાભર મીઠું નાખી દો અને હળદર ન નાખો થોડીક ઘણી નાખવી નાખી દીધું નાખીને તપેલી ધીમે ધાપે તમે મૂકી દો અને ફૂલખણી જેવો તાપ તમે ગેસનો ધીમો સ્લો મોશનમાં મૂકી દો અને ધીમે ધીમે ખીચડી ચડી જાય અને ખીચડીને કોઈ હલાવાય નહીં ઉકળી જાય ને પછી આ તમને ખીચડી કરતા જ નથી આવડતું હોય લોકોને એ ઉકળીને થઈ ગયું એટલે પછી ઢાંકી દેવાની ધીમો તાપ મૂકી દેવાનો જો ઘરમાં સગવડતા હોય તો ગાયું એક ચમચી નાખી દેવાનું બરાબર થોડું કંઈક મોઢું સેજ ખુલ્લું રે એટલું છીબું ટાકી રાખવાનું અને પછી અવાજ માંડ્યા હોવા એટલે શેજ ઉગાડીને આમ તો તો આમ જ આવ્યા દેવાનું ટાકાય પડે ને પાણી બધું બળી ગયું એટલે ગેસ બંધ કરી દેવાનું પંદર મિનિટ પછી હલાવીને ઘી નાખીને ઠાકો તમારા મળ્યા જેવું થઈ જાય તમારે પણ આવડે જ નહીં ઓર્યા પછી ડખોડખો ડખોડખોડખોડ કિરે રાખે એ ખીચડું મીઠું થતું છે ડોબા ખાણે જેવું થાય વાટકી રાંધીમો ફૂલખણી જેવો ગેસ મૂકી દો પાકી જાય પણ દોઢસો માણસ નું તપેલું ખીચડીનું ચડાયું હોય ફૂલખણી જેટલો ગેસ કરીને બેહો હમણાં ખીચડી થઈ જાય બાભો ખા હે હું જોડા ખીચડું ખાતો હોય છે ચડે તપેલું આ તો હવે નારાજ મારો દોગ દોધ કરજો ભગવાન ક્યાં ભલે ચૂલો પેટા ને મારી ઠારી ને ભીઓ ગયો ક્યાંથી પાકે ખીચડું પ્રારાધના કરો પકાવીને આગળ નાખવા હોય તો ભજન ની ભભરાટી બોલાવી પડે દોઢસો માણસનું ખીચડી તપેલું ચડાવવું હોય તો ગેસ ભભરાટી બોલાવે એવો મૂકવો પડે એમ વજન વધારવું પડે આ ત્રીજો મુદ્દો ખાલી હારું કરજો સારું કરજો એમ માળા કરો રોજ હોય એટલી પચાસ એકા બાજુ એકવીસ બરોબર ભજન વધારવું પડે ચોથી વાત ગ્રહસ્થ ને શાસ્ત્ર માં પાંચ યજ્ઞ કરવાનું કહ્યું છે પાંચ યજ્ઞ કરનારો કોઈ જીવનમાં દુઃખી ન થાય શાસ્ત્ર વચન છે એટલે કોઈ યજ્ઞ પેટ આહુતિઓ આપીને એવો નથી બ્રાહ્મણોનું સોંપવું ગ્રહસ્થ કરી શકે એવા પાંચ યજ્ઞો નિત્ય કરવાના ક્યા છે સમયે સમયે કરવાના કયા પેલો યજ્ઞ બ્રહ્મ યજ્ઞ બ્રહ્મ યજ્ઞ શું છે વેદાદિ શાસ્ત્ર ધર્માદિ પુરાણો જે બધા છે ભાગવત આદિ સત્સંગી જીવન આપણા બધા ગ્રહ ગ્રંથો છે શાસ્ત્રો છે ઋષિઓએ મહેનત કરી સર્જના કરી છે એનું અધ્યયન અને અધ્યાપન કરાવવું રોજ શાસ્ત્રો વાંચવા કાય્યનું શ્રવણ કરવું અને પોતે ભણાય ભણવું અથવા ભણતા હોય એને મદદરૂપ થાવું તો ઋષિઓને વિદ્યાદાન નું એટલે પુણ્ય લખ્યું છે ગ્રહસ્થો કરો નહીં તારાઋષિયો કે આ બધું અમારું કરેલું જશે ક્યાં એટલે પેલો આ યજ્ઞ કયો છે વિદ્યાદાન કરો અને શાસ્ત્રની કથા સાંભળો વાંચો અને ભણતા હોય કથા કરતા હોય ભણનારા હોય એને પણ તમે પ્રોત્સાહન આપો બધીજ્ઞ બીજો યજ્ઞ દેવ યજ્ઞ રોજ ભગવાનની દેવતાઓની પૂજા કરવી પ્રાર્થના પૂજા કરવી ભજન કરવું જપ કરો સ્તુતિ કરવી પ્રાર્થના કરવી અને દેવ મંદિરોની જે સેવા પૂજા જગ્યાએ થતી હોય એના માટે પણ મદદરૂપ થવું કારણ કે એ દેવ યજ્ઞ છે દેવ યજ્ઞ કરવો એમાં દવે દવું સેવાઓ આપીજો યજ્ઞ ત્રીજો ભૂત યજ્ઞ કરવો ભૂત એટલે ભૂય પુરે પીસા નહીં એનો યજ્ઞ નહીં પણ ભૂત એટલે પ્રાણીઓ પશુ પક્ષીઓ ગાયો મૂંગા પશુઓ જે છે પક્ષીઓ છે પ્રાણીઓ છે એની સેવા કરવી માંદા હોય તો સેવા કરો પક્ષીઓને ચણ નાખો ગાયોને નિરણ નાખો ગાયો ન મળતી હોય તો ગૌદાન કરો જ્યાં સેવા થતી હોય ત્યાં આપો આપણે ત્યાં એટલે જ જો રસોડા થતા ત્યારે ગાયની ચાનકી પેલા ઉતરતી છેલ્લી ચાનકી કૂતરાની ઉતરતી ઉતરતી જ ને આપતા રોટલા કૂતરાને નાખતા ગાયોને નાખતા નખાતી જ ચાનકીઓ પેલી ગાયની જ ઉતરતી હવે આજે તો તમે ઓફિસે જાવું એટલે પેલા એ જમી જાવ છો ગાય જેવા થઈ ગયા છો વચ્ચે છોકરા હોય છે પછી વાઉ ના કરે તો શું કરે એટલે મૂંગા પ્રાણીઓ પશુઓ એની સેવા કરવી આ ભૂત યજ્ઞ આપણે કીડિયા રો પૂરતી લોટ નાખે કીડીયો કે આ કયો પાવડર છે મમ્મી મીર્યા હા મીર્યા ગયા પ્રાણીઓની સેવા આ ભૂત યજ્ઞ ચોથો મનુષ્ય યજ્ઞ દુઃખી પીડી ભિક્ષુક એને અન્ન વસ્ત્રે કરીને એને બધાની સેવા કરવી મનુષ્યોની સેવા કરવી ઘરે આંગણે આવ્યો હોય તો રોટલો આપે એવા હોય તકલીફવાળા મદદ કરે આ મનુષ્ય યજ્ઞ છે चौथो पितृ यज्ञ है घर में पता माता पिता ससू सासू ससरा जो वडिल बधाई सेवा करनी बदा ने हराजी पे थी जमाड़ा सरखी रीते राखवा कोई ने दुखी ना करने पितृ यज्ञ है बीजू कि ये गुजरी जाए मरी जाए ऑफ थी जाए गुजरी जाए परिवार सांभजो आ बदा बहुत चूक करता होटले हूँ खास कहू छु मृत्यु थाय कोई न तो वर्ष पशी वर्षीवाड़ी ने एमन यथाविधि शास्त्र प्रमाण दरेके शास्त्रों में स्पष्ट कहूँ सत्संगी जीवन में स्पष्ट कहू शिक्षापत्री में स्पष्ट कहू ग्रहस्थ पितु श्राद्ध करव लख्य आ कागवाज कर नाखी गए एटू नहीं कोईपण मरण थाय तो वर्ष पी वर्षीवाड़ी एना नारायण बलि श्राद्ध करी ले यथा विधि योग्य समय योग्य स्थानमा योग्य व्यक्ति पास योग्य विधि नारायण बलि श्राद्ध दरेके कर अवसान थे अमुष पे करिए भले गट सारा अपना वडिल कोईप छोरा हो गए हरिभक्त हो तो कोई रीते अटकी गया है ये खबर पड़े नहीं क्या छूटी जाए એને થોડો અટકાવ રહી ગયો લગાવ રહી ગયો હોય તો આ નારાયણબલી શ્રાદ્ધ એને એમાંથી છોડી દે છે અને એના આશીર્વાદ મળે છે એનાથી તમે સુખી થઈ જાઓ છો અને જો ન કરે તો પેલા પીડા એના દુઃખના નિશાશા તમને ઘણા બધા દુઃખ આપે એટલે ઘણા લોકો આજના તો બધા સુધરી ગયા ને અમે કંઈ કરતા નથી અરે ભાઈ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે સજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં કીધું જ છે એટલે પિતૃશ્રાદ્ધ કરવું વિધિવત છે આ પાંચે વસ્તુઓ આ બધી કરવા છતાંય જો હવે દુઃખ જીવનમાં રે હવે હા ભોલ જો આ બધું કરવા છતાં જીવનમાં દુઃખ રે તો હવે સમજી લો કે એ દુઃખ થકી મારા ઠાકોરજી કંઈક મારું ભલું કરવા ઈચ્છે છે બસ એની ઈચ્છા છે એટલે હવે જતું નથી એ ભલું કરવા ઈચ્છે છે કઈક એની ધાર્યું છે હ બહુ મજાની એક વાત કહું સાંભળવી છે શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી ચાલ્યા જતા મૂળજી બ્રહ્મચારી તો ભગવી ચાદર અને એ વેશ એટલે મહાત્માજી લાગે બાવાજી લાગે શ્રીજી મહારાજે પણ ધોળા વસ્ત્રો પહેરા ધોતી પહેરેલી શાલ ઓઢી અને બે હે પગપાળા હ એમાં એક બળદગાડા વાળો નીકળ્યો હવે બળદગાડા મહાત્માજી છે આ તાંતીયા તોડે છે મારું બળદગાડું ખાલી છે એ બેહાડી દો વિન વગડે એટલે કે મહારાજ મહાત્માજી હાડામાં બે જાઓ ગાડામાં બે જાઓ બે જાય બે ચડી બેઠા ગાડામાં બેહી ગયા હાવ મૂંગા મંતર બેઠા ખેર નથી ની તારી અરે ભાઈ સાહેબ રાગ છ મારી પાસે કઈ નથી ગાડો ખાલી હું ખાલી મારી પાસે કઈ નથી હું તમને શું આપું કઈ નથી ના મારી પાસે કઈ ભાઈ સાહેબ મારી પાસે કઈ નથી ત્યાં માંથી મારા જ બોલ્યા છે અટાણું થી મૂંગા મંતર બેઠા આ ખેડૂત છે અને ખેડુ પાસે કઈ ન હોય એવું ભલા માણસ હોય ખોટું બોલતો હોય થોડોક મારો એટલે દઈ દેશે અને ભાઈ અને મહાત્મા ના વસવા ઉપર તો બધા વચ્ચે હું ભૂખ્યો તરશ્યો હજી પાણી પીધું નથી એ મને શું મારે હે મહાત્માજી તમારું આ તમે શું કર્યું હેવો માર્યો હેવો માર્યો મોટામાંથી વિશાળ શબ્દ નીકળી શકે નઈ આટલો માર્યો ને ત્યાં મારા ગાડામાં બેઠા બેઠા ગાડામાં બેઠે હોય ગાડામાં બેઠા બેઠા એ ભાઈ રેવા દે એની પાસે કઈ નહીં હોય માર્યો નહી હોય રેવા દેવા દે રેવા દે નહી હોય કઈ નહીં આટલો બધો માર્યો તો દહી નો દે એ મહાત્મા એ ફરે લાગે અમને એમ કે બોલ્યા છે ગાડામાં છે તેને ખબર હોય કે કઈ નઈ છે હવે કે છે મૂકી દે મૂકી દે મહાત્મા ખરા છે બે હું છે લે જો હા ભાઈ શું અમે તે ગાડા માં બેસાડ્યા ને હા ઈજ મારી ભૂલ આ તમને બેસાડ્યા ને આ ગો આ ન બે ઘરે પોગ વાત મહારાજ કે ગાડામાં બેસાડ્યા ને એટલે અમને એમ થયું કે અમારે તારું કઈ હારું કરવું જોઈએ મારું તમે મૂંગા બેઠા હોત ને તો મારું હારું જોતું આ બોલીને જ બગાડ્યું તમે અને હજી હેઠું ઉતરવું નથી મહારાજ કે જો તે સ્વામિનારાયણ ભગવાન નામ સાંભળ્યું છે હા સાંભળ્યું છે એનું શું છે ટાણે ધૂન કરવું એની ના ના ઈ હું પોતે છું એ આવા દયાળો થઈને આ ધંધા આ ધંધા તમે ઈ છો પાછા વળી આમાં હરખથી નામ દયો છો હું ઈ છું તમે સારું કામ કર્યું છે કે તમે રક્ષા કરો આડા પડે માણસ મારતો હોય તો ઊભો થાય અને તમે ભગવાન અને પાછા ક્યાંક હું ઈ છું અને મને કુટાવી નાખ્યું મહારાજ કે સાંભળ ભગવાન થી કઈ અજાણ્યું હોય તો કે ના તો અમે ગાડામાં બેસાડ્યા ને મેં જોયું થોડા વખતમાં તારા જ કુટુંબના પરિવારના લોકો અધિકારીઓની કાન ભંભેરણી કરી તને જેલમાં પૂરી તારો ગામ ખેતીવાડી ખવડા બધું લૂંટી તને જેલમાં કાયમી નાખી દેવાની પેરવી કરવાના છે અને તારા બૈરા છોકરા બધા બેહાલ થઈને રખડી રખડીને ભૂખ્યા મરી જવાના છે આ દુઃખ આવવાનું હતું એટલે મને થયું કે આને અમને બેસાડ્યા ગાડામાં તેનું કાંઈક સારું કરવું જોઈએ ને એટલે આ થોડો માર ખવડાવીને તને જેલ ખાનું છોડાવી દીધું છે આ મેં તારું ભલું પહેર્યું થોડો માર પડ્યો છે સહન કરી લેજે પણ હવે એ લોકો પેરવી કરશે પણ ફાવશે નહીં આશીર્વાદ છે અમ તારું ભલું કરવા માંગતા હતા હવે આપણને સમજાય નહી ત્યાં સુધી કેમ ગળે ઉતરે ભાઈ એને તો ખુલાસો કર્યો આપણને તો કોઈ ખુલાસો કરવા આવે નહી એટલે એક વસ્તુ છે એક બધું કરીએ ઉપાયો છતાંય દુઃખ ન મટે તો એ દુઃખ આપણા ઠાકોરજીની ઈચ્છાથી ભલા માટે છે અને ભાઈ દુઃખ છે ને એ બહુ જરૂરી છે જીવનમાં જીવનમાં દુઃખ જરૂરી છે આપણે સ્વીકાર નથી કરતા પણ દુઃખ જરૂરી છે એક ભગત હતા ને ખેતીનો ધંધો પણ હવે એને કોણ જાણે શું મનમાં વિચાર આવી ગયો ને તે પછી ભગવાનને મીંડા થોડા થોડા લેવા મીંડ્યા કે તું ઠાકોરજી તારા હાથમાં બધું એટલે વિશેષ કેવાય નહીં તારા કોઈ નહીં પણ તને આવડતું નથી તારામાં અકલ નથી અમારા જેવા પૂછતો નથી આ ખેતીનો ધંધો કરીએ તો ક્યારેક એટલી બધી ટાઈટ પડે કેટલા ઘીમ પડે ક્યારેક ગરમી પડે ક્યારેક પૂર આવે ક્યારેક વાવાઝોડું આવે આ બધી ઉથલ તને હરખું ચકડું ફેરવતા આવડે છે કે નહીં બધું હરે હરખું હાંકતા તને વાંધો શું આવે છે ત્યાં રોજ ભગવાન માળા એ કરે અને પાછો ખેતરમાં કેટલા દોરા બદલાયા અને તોય તમને આવડતું ન હોય તો અમારે જેવા ને ખેડૂત ને ખેડૂત ની સલાહ લ્યો ન વાવાઝોડું આવે બધા આંબે મોર લટકતા ભગુ ભગવાન બધું હેઠળ નાખી દઉં આ બધા ધંધા કરવાની તમારે જરૂર શું છે ઠાકોરજી કે તું મને એમાં આડો નહીં આવું શું વાત છે હા અને ભાઈ આને બધું એના ખેતર નું ચક્કર હાથમાં લઈ લીધું જરાક ટાઈટ વધે ને ફળ દઈને ઓછી કરી પવન જરાક વધે ને ફળ દઈને ગીર ખેંચીને ઓછો કરી નાખે જરાક તાપ નીકળે તો ફળ દઈને આમ કરે પાછો ગરમી ઓછી થઈ જાય જરાક ગરમી વધે નહીં ટાઈટ વધે નહીં પવન વધે નહીં જોલું વધે નહીં કાંઈ વધે નહીં આ મજાનું આવી રીતે થયું બાજરાના ડુંડા આવડાવડા કપાસના ઝીંડવા આવડાવડા મગફીંડ દોઢવા આવડાવડા આંબાની કેરી આવડી આવડી પણ ભાઈ તાપ નહીં ટાઈટ નહીં ફળ થયા જાડવા થયા બધું જ પણ કેરી જ્યાં મોઢે અડાડે ને ત્યાં મોડી ઘઉંનો દાણો અડાવે ને ફટ દે ફટ દે ફૂટી જાય કાંઈ નહીં અંદર રસ નહીં કસ નહીં મીઠાસ નહીં ઓલો માથું કૂટે આ બધું નાખવું કે આનો તો કોઈ પૈસો ન આવે આના કરતા થોડું પાકતું તું અને ભગત માથે વડીને રવા માંડ્યો હે ભગવાન મારી ભૂલ થઈ ગઈ આ બધું આમ કેમ થયું ને મેં તમારે માથાકૂટ કરી એટલે તમે જ કાંઈક કર્યું આમ થઈ કેમ કર્યું ભગવાન પાછા પ્રગટ થયા ભગવાન કે ભગત અમને ખબર પડે છે આ જેટલો તાપ વધારે પડે ને એટલી જ કેરી મીઠી થાય જેટલી ઠંડી વધારે પડે ને એટલા જ ઘઉં મીઠા થાય અમને હરખ નથી ટાઈટ ને ગરમી ના ખાવાની પણ આ એ વગર પાકે ને મીઠાશ ના આવે ભલા માણસ એટલે હવે તું તારું સંભાળમાં મન દઈ દે પાછું આ મારા તમે લઈ જાઓ તમારી પાસે રાખો અમને હમજને ન પડે તો હમજણ ન પડતી હોય તો માથા હુકમ મારો છો એટલે તાપ વગર કેરી મીઠી નો થાય હથોડા પડ્યા વગર ઘાટ નો ઘડાય આપણે કેવા એકાંતિક છીએ આપણી નિષ્ઠા કેવી છે આપણું જ્ઞાન કેવું છે આપણો આશરો કેવો છે આપડી આપડી ભક્તિ કેવી છે આપણો પ્રેમ કેવો છે આપણો અહોભાવ કેવો છે આપણો દિવ્ય ભાવ કેવો છે એ આ દુઃખ આવે ત્યારે ખબર પડે ને એટલે દુઃખ જરૂરી છે આ કસોટી રાખી ગોખાઈ પણ જ્યાં ઝપટ આવે દુઃખ ની ત્યારે ખબર પડે આ કોઈનો દીકરો ગુજરી જાય ને વાત સાંભળી એટલે એમ થાય કે ના બરાબર છે આવી રીતે સમજણ રાખવી જ પે પોતાનો જાય તો એ ત્યારે જ ખબર પડે મારો આ ટાણે કરવું એક આકરું છે દુઃખ છે આપણને પાક્કા બનાવે છે બીજી વાત થાય સમજવા જેવી દુખ આપણને આ સંસાર વૈરાગ્ય કરાવી દે છે આ એટલા બધા દુઃખ માંથી પડે ને છોકરા પીળે ઘરવાળા પીળે વેપારી પીડે પાડોશી પીડે સંબંધીઓ પીડે શરીર પીડે સરકાર પીડે ચોર પીડે ત્રાસવાદી પીડે લૂંટારા પીડે પીડે રોડ ઉપર બધા જયારે દુઃખ આપે પછી એમ થાય કે આ હા હા આ સંસારમાં કોઈ આવવા જેવું નથી અને આમાં આપણું કોઈ નથી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ હે ભગવાન તું જ એક છો નિરભાયાચરણ છે નાથ ના સેવો શ્રદ્ધા એ સંત સેવો શ્રદ્ધા એ નિર્ભયા ચરણ છે નાથ ના સમજો સારા સિદ્ધાંત નિર્ભયા ના ચરણ છે નાથના માટે અવારા ઉપાય અળદા કરી માટે અવારા ઉપાય અળદા કરી समझो विता समझो सारा सिद्धांत निर्भय चरण छे नाथ ना, ए नगवान तुही तुही तारा शिवाय अमर कोई ना દ્રૌપદી ને ક્યારે પુકાર ઉઠે છે કે કોઈ કામમાં નથી આવતું અને ત્યારે જ દ્વારિકાથી કૃષ્ણ દોડે છે એટલે દુઃખ આપે છે ત્યારે જ ખબર પડે છે અર્જુન કોણ છે વિસ્તારમાં ખબર પડે છે કે કૃષ્ણ સિવાય મારું કોઈ નથી શ્રીજી સિવાય મારું કોઈ નથી એ સમજણ દુઃખ પડે આવું થાય ત્યારે પાક્કું થાય છે ભાઈ એટલે દુખ આપે છે અને પછીની વાત છે ભાઈ બહુ મીઠી છે દુખ એટલા માટે આપે છે સમજીને છોકરો છે ને તમારા નાના છોકરા હોય ને પછી રમકડા હે રમતું હોય માં ભૂલાઈ જાય રમકડામાં મશગુલ થઈ જાય પાણી એ તૂટી જાય એટલે તારે ચીસ પાડે અને દોડીને મા એને બાળકને ખોળામાં લઈને સમજાવે આશ્વાસન આપે હેદથી નવડાવે એને સ્તનથી દવડાવે વાલ વરસાવે ક્યારે રમકડું તૂટી ગયું પછી યાદ આવે છે બેસાડી છે આ કરે છે ખોળામાં લેવા માટે દુખ આપે છે એટલે આપણે આગળ વાત જોયે છે ને એટલે સુફીની કે એક પ્રિ વસ્તુ લઈ લે છે એને આપણે ગોત્ય રાખીએ છે એ ભગવાન કે લઈને કઈ ગઈ નથી મારી પાસે છે એ વસ્તુ એ દેખાડીને એનું આકર્ષણ મારી પાસે છે બાકી મારે ખોટ નથી એની પણ તને મારી પાસે આવવાની એક ઈચ્છા પેદા થાય એટલે હું તને નાના બાળક ને જેમ તેડીને મારા ખોળામાં લઈને અખંડ સુખ નો અધિકારી બનાવું એવી ઈચ્છા છે માટે હું તને થોડું થોડું દુઃખ આપું છું હવે બોલો છો કેવી સારી વાત આટલું જ એને સમજાઈ જાય ને એને પછી ભગવાન સાથે એ સમજી લેજો પ્રાર્થનામાં આરજુ છે આપણે દુઃખ સહન ન થતું હોય તો પ્રાર્થના કરવાની પણ શું કરવાની હે ભગવાન અમે પાપ કરીને ખજાના ભીરા છે તું દયાળુ છો હવે તું રહે નહીં કરે તો કોણ કરશે પ્રાર્થના છે આરજુ છું પણ ફરિયાદ શું છે અમે આટલો એટલો સત્સંગ કર્યો એટલું એટલું દાન કર્યું એટલું એટલે સાધુના ધોતિયા ધોધન ફાડી નાખ્યા અને હવે તમે અમારી સામુ ન જોવો તો અમારું આ બધું ગયું કરેલું બધું ક્યાં ગયું અમે તો આ દુનિયાનું પરલોક નું કઈ દેખાતું નથી તો તમને દયાળું કેવી રીતે એકવીસ પદયાત્રા પૂરી થઈ ગઈ તો હજી તમે મારું ઠેકાણું નથી પાડ્યું એને ઘગલાવ્યા કેવાય ને એને શું કેવાય શું કેવાય ફરિયાદ કહેવાય શું કેવાય હા ફરિયાદ ન કરાય ત્રાસ ના કરે શેખ શાદી મુસ્લિમ ફકીર ઉનાળાનો સમય ચાલ્યા જતા હતા એવો લૂ લાગે એવો તાપ પડે પગમાં જોડા નહીં ઘણી વિચાર થયો છે કોઈ પગરખા પહેરાવે પણ કોઈ એવો દાતાર મેળ્યો નહીં કે પગમાં જોડા પહેરાવે તે પછી એને ફરિયાદ થઈ ગઈ ભગવાનને આ ખુદાની આટલી પાંચ વાર નમાજ પડું આખી જિંદગી એને ઓળખાવા માટે બધાને નહેડે કુબડે ભૂમવું અને બધાએ આરામથી ફરે અને મને એક જોડી ચંપલ દેતા એને પેટમાં ચૂક શું આવે છે નમાજ અદા કરવા ટાઈમે પછી જઈશ પેલા મસ્જિદમાં જવા દે મારે ફરિયાદ કરવી છે કે તું મને પગરખાઈ ના આપે એ ફરિયાદ કરવાના મૂળમાં શેખ સાદી ફક્ત ચાલ્યા જતા હતા એમ જ્યાં મસ્જી નજીક નજીક આવતી જાય છે આને તો બે પગ કપાઈ ગયા છે મારા બે પગ સલામત ખુદાય રાખ્યા છે હું પગરખા માટે ફરિયાદ કરું છું મારા જેવો મૂર્ખો પણ છે મારા પગ કપાઈ ગયા હોય તો ક્યાં ફરિયાદ નોંધાવે છે આના માટે કોઈ કોર્ટ છે શું કરું અને હું પગરખા માટે અને છતાંય આનંદ થી ચાલ્યો જાય છે અને એ મસ્જિદ તરફ જ જાય છે તો એને કોઈ ફરિયાદ નથી ને મને એક જોડા માટે હું આટલો બધો માલિકને ગગલાવું જિંદગીમાં ફરિયાદ કરવાનું બંધ કરી દીધું શું મહિલા રાબિયા થઈ અરબસ્તાનમાં મુસ્લિમ સંત મહિલા મીરાબાઈ અવતાર જોઈ લો એવી બંદગી કરે પણ એને જે મીઠી મીઠી કઈ વાત હોય તો અનુભવ આવે ને આપણે તો ઉગી નહીં હોય એવી એવી રાબિયાત જે તમને કહું છું કે એ બેઠા એના ઝુંપડીની બહાર એક મુસ્લિમ યુવાન નીકળ્યો માથે પટકો ની શું ખા નજર થઈ ખુદા એવી શું કોપ નજર કરી ત્યાં માથું દુખે છે આજે સવારથી ત્યાં પાટો બાંધ્યો છે કસકસાવી અરે જરા નમાજ કરીને એને કહું કે ભાઈ મટાડીને રાબિયા કીધું બેટા તારી ઉંમર કેટલી થઈ તો કે પચીસ વર્ષ થયા પચીસ વર્ષમાં ક્યારે માથું દુખ્યું તો કે ના પચીસ વર્ષમાં ક્યારેય નથી દુખ્યું ભલા માણસ પચીસ વર્ષમાં ક્યારે માથું નથી દુખ્યું એની તે ક્યારેક ખુદાનો આભાર માન્યો ઈ તને ઉઠ્યું મનમાં હવે સાંભળજો આ માથે પાટો બાંધી આ ખુદાએ મને માથું દુખાડ્યું એવી રીતે પાટો બાંધીને તું આખા ગામમાં ખુદાનો થયે શું કામ કરે મને ખુદાએ માથું દુખાડ્યું જોવો પાટો બાંધી ના ધજાગરો શું કામ ખુદા ની કરે છે તું એનો ફજે તો શું કામ કરે છે પાટો છોડી નાખ શરમ નથી આવતી ખુદાની ફજેતી કરતા આ અનુભવી છોડી નાખ પેલો પગમાં પડી સાચી વાત છે અને જુઓ ભાઈ આપણને ભગવાને કેટલું આપ્યું છે એનું આપણે ક્યારેય સ્મરણ નથી કરતા નથી આપ્યું ને એનું જ લિસ્ટ ઠાકોરજી પાસે મૂકીએ છીએ સાચી વાત છે ને કોઈ દી આપ્યું છે એનું અને હકીકતમાં જોઈએ ને તો દસ ટકા આપણે દસ ની પાંચ જ આપણને કઈ ખોટ હશે બેઠા છો એ ખુદાની રહે અત્યારે આઈસ્ક્રીમ માં આવે તો જબરજસ્ત કથા મારી ક્યાંય પડી રહી ને તમે જોવો હા મોઢામાં પાણી આવી જાય આઈસ્ક્રીમ આમ બોલી છે ભગવાન ની મહેરબાની નથી એક જણો તો એમને રસ્તો પૂછ્યો મૂંગો એટલે અમે શું હવે એને ઘણું બોલવું છે દાંત નું ચોખું નખા જાવ ને પંદરસો બે હાજર મફત આપ્યું છે પણ કોઈ દીધું માન્યો અને દાડમ કળી જેવા દાંત છે આભાર નથી માનતા બોલો મોતી જેવી આખીઓ આપી છે અંધારે અધગાવ નાખી નજરું પૂગે કીવી છતાંય કોઈ દિવસ આપણે આભાર નથી માનતા દુઃખ આવે ત્યારે ધજાગ્રોક કરીએ ફરિયાદ ન કરે મૂળ સમજણની વાત છે એક સાધુ પાસે એક જણો છે સાધુ કે ભાઈ તારું દુઃખ તો બધું બરાબર છે પણ મઠશે સારું રાય મને એક મૂઠી મીઠું લઈ આવી દે એટલે પેલો મીઠું લઈ આવ્યો એટલે સાધુ એને એક કટોરો પાણી લઈ આવ્યો એને કીધું બેટા આમાં એ મીઠું એક મૂઠી મીઠું નાખ એટલે નાખ્યું સાધુ આંગળે હલાવ્યું પીજાજી કેવું લાગે છે અરે મારા ખારું ખારું ઊહ જેવું છે દરિયો આની આગળ મોડો એવું ખારું છે એમ ને મૂકી દે વાત જો ભાઈ મૂકી દે બીજું મુઠી એક મીઠું લેતા લઈ આવ્યો હાલ મારી ભેળો તળાવ કિનારે લઈ ગયા તળાવ તો કેવડું મોટું હોય આમાં નાખી છે મુઠી મીઠું નાખ્યું પછી સાધુ લાકડી હલાવી પછી પી જઈ કેવું છે મારે એવું ને એવું છે મીઠું તો તે એક મુઠી આમાં નાખ્યું ને એક મુઠી વાઇટ કેમાં નાખ્યું તો પેલું ખારું ઊંખ થઈ ગયું ને આ તો એવું ને એવું મીઠું કેમ તો કે મારા તળાવ મોટું છે ને એટલે સાધુ કે ભલામાણે તારી સમજણ વાટકા જેવી છે ને એટલે તને દુઃખ લાગે છે તારી સમજણ નાની વાટકા જેવી છે તું મોટી તળાવ જેવી સમજણ કર તો પછી કઈ બધું મીઠું છે સમજણ વધારતા નથી આવ વાટકા જેવી સમજણ થઈ ગઈ વાટક્યા જેવા દિલ થઈ ગયા એટલે જે મળ્યું છે એનો આભાર હોય પણ ફરિયાદ નહીં છતાંય દુઃખ સહન ન થતું હોય તો પ્રાર્થના કરાય પણ ફરિયાદ નહીં તું ગોતી લઈ આવ્યો છો તારો બાપ ના પાડતો હતો આખી વાળી લાવી માં તું આની આખી છે ને બિલાડી જેવી છે તું લાઈમાં પણ તોય તો કે ના જોઈએ તો આજ જોઈએ નહી હું તો ભાંસો ખાઈને મરી જઈશ મોબત નો છોડવો બોલ મારે અમારા લોય પી છો છે ટક્કર થાય તો કે ભગવાન આવા બૈરા ક્યાં ભટકા બૈરા એમ કે તકલીફ થાય ને ઘરવાળા છે ગઘરાવે પતિ દેવ પતિ દેવ આવા ક્યાંથી ભટકા તરબૂજ જેવા છોકરા એ જ ટક્કર થાય તો આવા દીકરા ભગવાન પેલો કે શું છે એટલું બધું આ ભીંડા શાક ભીંડા શાક ખાય ખાય ખાય ખાઈ હું થાકી જોઈશ મરી જો બસ રોજ ભીંડો રોજ ભીંડો રોજ ભીંડો રોજ ભીંડો એને કીધું ભલામણ તો તારી પત્ની ને ના પાડી દે ને શાક ન કરે તો મારા લગ્ન જ ક્યાં થયા છે મારે ક્યાં ઘરવાળા છે ના પાડી દેવાની તો ભલામણ ઘરમાં જે રસોડું બનાવતા હોય જે બનાવતા હોય હોય એને કઈ દેખ તારે ભીંડા સિવાય બીજું લાવવાનું તો કે ખરીદવા હું જાવ છું તો પછી તું ફરિયાદ શું કામ કરે છે પેલો કે મારો સ્વભાવ જ એવો છે આવા સ્વભાવો હોય ભાઈ વાતે વાતે આપણે જો ફરિયાદ જ કરીએ રાખીએ ઠાકોરજી આગળ તો પછી હા આપડી ભૂલ છે સાંભળો ફરિયાદ ઠાકોરજી આગળ કરવી એ નાસ્તિકતા છે પ્રાર્થના કરવા એ ભક્ત છે ફરિયાદ કરવી નાસ્તિકતા આપણે ફરિયાદ ક્યારે કોઈના માટે કરીએ જયારે એ કરે છે ઠીક નથી કરતો એ કરે છે આપણે ગમતું નથી એ કરે છે એને આવડતું નથી ત્યારે આપણે કોઈ વ્યક્તિ સામે ફરિયાદ કરીએ છીએ ખોટું કરે છે ત્યારે ફરિયાદ કરીએ છીએ હમ એમ ઠાકોરજી ની અકલ નથી એને આવડતું નથી કરતા નિશ્ચય નથી ફરિયાદ નહીં પ્રાર્થના આ નરસિંહ મહેતા તુકારામ નામદેવ ત્રણેય ભક્તો જુઓ જીવનમાં ફરિયાદ નહીં નરસિંહ મહેતાના ઘરવાળા મૃત્યુ પામણિક મહેતી નરસિંહ મહેતા કરતા લઈને ગાયું ભલું થયું ભાંગી સુખે ભજ શ્રી ગોપાલ ફરિયાદ નથી ગુજરીનાથ ને એમ પ્રાર્થના કરે છે નામદેવ એવું પ્રાર્થના કરે એ ભગવાન તમે કેવા પત્ની આપ્યા છે જેથી કરીને મને તારી સેવામાં કોઈ અવરોધ પડતો નથી સત્સંગમાં અવરોધ પડતો નથી અને બહુ સુખે હું ભજન અને સત્સંગ કરી શકું છું તારી મહેરબાની છે કોઈ ફરિયાદ શેરડી લઈ આવતો કેવા ભગત કે જેનું નામ લઈને આપણે પવિત્ર થઈ જાય એને એના તુકારામના ઘરવાળા એને શેરડીને સાઠે સાંઠે રોજ મારતા તોય તુકારામ પંઢરીનાથ પાસે જઈને ગયા એ ભગવાન તારી કેવી મહેરબાની છે મને તે એવી ભટકાડી છે ને તે બધીથી વૈરાગ થઈ ગયો મને ક્યાંય બંધન રેવા નથી દીધું જો હારા હોય તો મમતા રે મને ઘરે જમતું નથી મંદિર ને કૃપા કરી ચોથું જ હોતું નથી છતાંય બીજા બીજા લોકો માં જોવો ફરિયાદ જ છે ફરિયાદ જ છે ફરિયાદ છે એક જણાવી મિત્ર ને કે મારા ઘર રોજ એક નવી સાડી રોજ હવાર ઉગે ને એક નવી સાડી માગે રોજ સવાર ઉગે અને એક સાડી માગે फरियाद करे नही फरियाद रहित दशा ये भक्त नक्षण है आ भक्त ने फरियाद उठतीम मारो ठाकुर जे करें मार हित है એમાં જરાય પેલું થાય જ નહીં એવી અચળ નિષ્ઠા એટલા માટે થઈ છે કે એને આ સંસારમાં કઈ જોઈતું નથી ભગવાનને રાજી રાખવા અને આત્મકલ્યાણ અર્થે સત્સંગ કરે છે એટલે એને કોઈ ડગમગાટ થતો નથી હવે ઓલા પ્રભુદાસ વાત સાંભળો પ્રભુદાસભાઈ ચિત્તામાં કંઠી નાખી દીધી વાત પૂરી થઈ ગઈ સત્સંગ વળી દીધો પૂજા છોડી દીધા આ નાથ ભક્ત ખબર પડી આ ખોટું થયું આના કુટુંબીઓ દયાળુ આવે છે ને મને કઈક થાય છે એ હવે તમે વાત જ નહીં કરતા સત્સંગ ને નહીં નહીં બાપા આ સંસાર છે એમાં તો બધું આવું થયેલ રાખે આવી જાય દુઃખ આવી જાય તે આવી જાય આપણે તો આખરે તો આ સંસારમાંથી એ પ્રભુના ધામમાં જવાનું છે એ જ મોટી મૂડી છે એ મનુષ્ય દેહનો ફાયદો છે તમારો દીકરો ત્યાં જ ગયો છે ભગત હવે હું તમારી વાતમાં નહીં આવતો છે એ ભગવાન એના લઈ જાય એના રાખીએ અચો સુખ અખંડ સુખ બહુ તમે કોણ ગોળ વળગાર્યા ભગત કોણ ગયો એ કઈ ગયો અમે ત્યાં બેઠા છીએ અને લેરા કરીએ છે કોઈ કઈ ગયો છે હવે મારે એ ઉદ્ધાર ધંધામાં નથી પડવું તમે તમારા રસ્તે પડો પ્રભુદાસ પ્રભુદાસ એવું ન હોય ક્યાં ગયો છે એને પૂછો ક્યાં ઉદ્ધાર વાત છે તો શું મને મારો છોકરો દેખાડશે દેખાડે ને શું વાત કરો છો દેખાડે હાલો અને પાછા પ્રભુદાસભાઈ ખડીયો લઈ અને નાદ ભક્ત સાથે આવ્યા ગરડા મારા બેઠા છે લીલડો લીમડો એ ધલિયો બેઠા છે પગ ચડાયો છે ગુલાબ નું ફૂલ છે સંતો ભક્તો બેઠા છે આવો આવો નાદ ભક્ત આવો આવો મારો બાપલિયો ભગવાન ભક્ત જોઈને હરખે મારો બાપલિયો આપડે જોડીએ કે માથાનો દુખાવો આવ્યો ના જેવા છીએ તોય એ ના છીએ આપડે એનું ઘર મૂકીને ક્યાં જાય ભાઈ એ ધક્કા મારે તોય જાવું એ નિષ્ઠા એટલે આવો પ્રભુદા તો નહીં આવ્યા આવો આવો ઓહો અમે સાંભળ્યું છે કે તમારો એકનો દીકરો ગુજરી ગયો તે દુઃખ તો થાય સ્વાભાવિક છે મારે તો આવવું જ નહોતું પણ આ નાથ ભક્ત કીધું કે આ રોકડો સહજાનંદ છે આ દીકરો અચળ સુખ ભોગવે છે તો તમને દેખાડશે છોકરો ક્યાં છે એ બધું અને ભગવાનના દમ છે એ સુખ સાચું કા સુખ તમારે જોવો છે દીકરા ને તો કોને ન જોવો હોય હા મહારાજ દેખાડો તો જોવો છે નારાયણ વલિ યજ્ઞ કરાવો જે કરાવો કરાવો વિધિ કરાવો પિંડદાન આપો જા પ્રભુદાસભાઈ એમની સાથે વિધિ કરજો છોકરો આવશે બસ વાહ હા આવું તો ક્યાંથી ભાઈ હયા વિધિ કરાવ્યો બધી થતા થતા પિંડદાન આપવાનો વાત હાથમાં પિંડદાન લીધા મંત્રો બોલ્યા જોજો દેખાતું નથી એટલું બાકી આજે છોકરો ગેલા નદી પાણીમાં આમ સામ બે માવ પત્ર દોડ્યા હો છોકરાને ભથમાં ઘાય ભેટી પીડ્યા માથે ખભા ઉપર માથા મૂકીને રડવા મીડ્યા મેળ્યા બાલ કરવા ક્યાં ભાઈ ગયો અમને મૂકીને વિ વગર અમે દુખ્યા દુખ્યા ડોહલો ડોહલી આંટા મારીએ આ તને શું થયું અરે રે દીકરા એ મારા દીકરા કાંઈક તો બોલ કાંઈ બોલે નહીં આ લક્ષ્મીરામ કે મૂકી દો પિંડદાને આપી દેવા ગયો પણ ઓલે છોકરાને મૂકે નહીં હાથમાં આવ્યો થોડા છોડે એવો ઘરમાં રમતો તો એવો જ પણ જેમ કસકસ આવીને વહાલ કરવાને અચાનક છોકરો સરકીને વિયો ગયો જોઈ રે ક્યાં ગયો ક્યાં ગયો લક્ષ્મીરામ કે ભાઈ એ પ્રભુના ધામમાં ગયો છે હરખે થયો અને શોકે થયો મહારાજ ના પગમાં પડી પ્રભુદાસભાઈ કે મહારાજ છોકરા જોયો તો ખરો પણ અફસોસ રહી ગયો શું રહી ગયો અમારે અરે કઈ બોલ્યો નહીં અમારે માવતર જીવ છે અમારે અરે બે વાત કરે તો અમને એમ થાય ને સારું બોલશે જાઓ વાસુદેવ ઓરડા છે ને એમાં જઈને બેસો એ વોરડા હજી છે વાસુદેવ નારાયણ વોરડા ઘરડા બેસો ત્યાં એ પતિ બેઠા માળા કરે ખબરદાર ત્યાં જ રેજો શું હાઈવો કરો છો મારો છોકરો મારો છોકરો શું મંડી પીડ્યા છો સોળ વર્ષ પેલા હું તમારો દીકરો હતો તમે મારા દીકરાએ કેટલી વાર થયા છો શરમ નથી આવતી દીકરો દીકરો કયા કરતા आ तो संसार आमत सीवाय बीजू है शू ઘણીવાર ભેળા થયા એમાં મને તમારે પકડી રાખવો છે હું તો મહારાજના અક્ષરધામની અંદર દિવ્ય સુખમાં આનંદ આનંદ લઉં છું અને તમે વારે વારે આવું કરો છો એટલે મહારાજ મને અહીંયા મોકલે છે અને મારે નક્કામાં આવવું પડે છે મને એ ક્ષણ પણ અહીંયા આવું ગમતું નથી અને અચોળ અખંડ સુખને મૂકીને શું કરવાને મને ધક્કા ખવડાવો છો અને તમારે એવું સુખ પામવું હોય તો તમે સહજાનંદ સ્વામી આજ કોઈને મળે નહીં તમને મળ્યા છે એનો આશ્રય કરો અને મારામાં એત હોય તો આપણે ત્યારે રહેશું ચિત્ર કેતું ને જેમ એના દીકરાએ જ્ઞાન આપ્યું એમ આ પ્રભુદાસભાઈ એના દીકરાએ જ્ઞાન આપ્યું અજ્ઞાન ના ખુલી ગયા દોડીને મહારાજ પગમાં પડી ગયા મહારાજ બહુ દયા કરી ભજન કરે છે એમાં છ મહિના થયા ને એમના પત્ની નું અવસાન થયું ભલે અગ્નિ સંસ્કાર એ ચિત્તા સળગે પ્રભુદાસભાઈ બેઠા છે કુટુંબીઓ આવ્યા પ્રભુદાસભાઈ અમને નાના માણસ અમારું મનાય નહી પણ તમને સત્સંગ હતતો નથી અને પ્રભુદાસભાઈ કે ખબરદાર તમારી જાતના છેટાડ્યો તમે મારા હિત છિક છો કે રાક્ષસ છો આ વડોદરામાં કોઈના ઘરવાળા મરતા જ નથી એના તારી બરી બૈરી મરી ગઈ તો તું સત્સંગી છો તારો છોકરો મરી ગયો તારા બાપ મરી ગયો એ બધા તમે સત્સંગી તો નથી તો એ કેમ મરી ગયા સત્સંગી નથી લાખો કરોડો લોકો અહીંયા ના મરી જાય છે તો મારા ઘર વાળા મરી જાય અને તારા અત્યારે બે એક જણા તું બે જણા બેઠા છો તો બે જણા એક હારે જઈશું આગળ પાછળ સ્વભાવ છે અને મને કરોડો કરોડો રૂપિયા દેતા ન મળે એવો સહજાનંદ પુરુષોત્તમ મેળા છે એનો હવે હું આશરો છોડવાનો નથી તમને જો સત્સંગ આરે દ્વેષ હોય ને તો મારા ઘર નો છોડતા નહીં બાકી માથા હાટે હવે સત્સંગ છે એ નહીં જાગે પ્રભુદાસભાઈ પાકા સત્સંગી થઈ ક્યારે ક્યા દુનિયાની હવે એને કોઈ લાલચ ન રહી ત્યારે એટલે કોઈ લાલસા પકડી રાખે તો એને જરૂર ભગવાન પણ લાલસા મટી જાય તો પછી કોઈ ડગાવવાને સમર્થ થતા નથી એનો અડગ નિશ્ચય થાય છે છતાંય સંસાર છે શ્રીજી મહારાજ કે પદાર્થ નાશવંત છે ભાઈ ભગવાન તો સુળીને દુકાંટે મટાડે છે બે વરદાન માગી લીધા છે અમારા દુઃખ ન પડવા દઈએ છતાંય મહારાજે કીધું પદાર્થ નાશવંત છે અને ઘરમાં દસ માણસો એમાંથી એક બચી ગયો હારા ઘર હિ જલ ગયા તો ક્યાં બચા ઓર મેં બચ ગયા તો જલ હિ ક્યાં ગયા આખું ઘર ભલે સળગી ગયું પણ જો હું જ બચી ગયો તો કઈ સળગ્યું નથી એમ મહારાજ કે સમજણ રાખવી ભગવાન આપણા હિત ચિંતક છે ત્રણ વસ્તુ નિષ્ઠામાં જેને હું ભજું છું એ સાચે ભગવાન છે બે એ કાળમાયાના નિયંતા છે અને સર્વકર્તા છે ને ભક્ત રક્ષક છે ત્રીજું હું એનો છું એ મારા છે એ નિષ્ઠા જ્યારે બંધાઈ જાય ક્યારે બંધાય सकाम में धीमे धीमें अपने समझ रखी निष्काम थी एक भगवान शिवा मार बीजू कहीं जुत एट पदार्थनी कोई लालसा नहीं केवल पोता आत्मकल्याण ने अर्थे सत्संग करे तेरे ज भगवान अड़ग निश्चय थायग आशरो अडग निष्ठा रहे थे आ बदी बातों घनी अघरी है सांभी ने कहवी पर अपने श्रीहरिने प्रार्थना करिए कि अपन एवं सूच आपे एकली प्रार्थना साथे विरमू छू सहजानंद स्वामी महाराज